आज आप गर प्रथम प्रकरण नु अठावनमो वचनामृतम श्रवण कर बाबत अपने ध्यान में राखी समझो को कि कोई एवं जगह हो जहाँ आखा गामनो कचरो ठलवा गंदकी मूत्र बधु ठलवात हो एवो अतिशय गंदगी भर उकरण कोई बेसवा रहू कहे तो आपने गमे न गंदर जो गंदगी भरी है यहाँ पे बारना उकर गणतरी में नहीं एटली दुर्गंध है अमा पाचा रोज प्रतिक्षण पंचेन्द्रिओ थी आँख कानी नाक थी बदे ज्ञानेन्द्रिओ क्रमेंद्रिओ बढ़ा थी सतत गंदा में गंदी वस्तुओ पाचो कचरो ठलविए के वर्षो थी युगों चालतू तो उकरों के जेम जेम पड़ियों रे एम बहु गंधाय તોય કેટલી ગંદકીઓ છે અંદર અને છતાં એના ઉપર આપણે બેસીને આરામથી જીવીએ છીએ ઉકરડા ઉપર જ બેઠા છે એ ઉકરડા ઉપર બેસીને જીવાતું જીવન છે એટલા જ માટે આપણા જીવનમાં સુખ નથી આ મૂળ સમસ્યા છે કોઈ રીતે ક્યાંય સુખ આવતું નથી એનું કારણ શું છે બેઠા છીએ જેવી જગ્યાએ એક કરોડ નો બંગલો હોય પણ જાજરુ ની અંદર બંગલાનું સુખ નહી આવે જો સુખી થવું હોય તો એ ગંદગી કાઢી નાખે તો જીવનમાં સુખ સુખ અને સુખ એ ગંદકી જે દોષોની ગંદકી છે દુર્ગુણોની ગંદકી છે એ કાઢવાની વાત કરતું આ વચનામ્રત છે આપણા જીવતરમાં આપણા હૈયામાં આપણા અંતર અંતઃકરણમાં જે મેલ ભર્યો છે એને ધોઈ નાખવાનું આ વચનામ્રત આપણને સમજાવે છે પછી જીવનમાં દુઃખ ન આવે કોઈ પ્રકારનું દુઃખ ન આવે ચેલેન્જ બીજી બાબત આપણને કોઈ સરસ મજાની થાળી પીરસી ચૂરમાના લાડુ ચોખ્ખા ગીના એ ગાયના ઘીના બધા જ મસાલા નાખ્યા હોય એમાં જાયફળ એલચી જાવંત્રી ખસખસ બદામ એવા મસાલેદાર ચુરમાના લાડુ બનાવી ને આપણી થાળીમાં મૂકે આપણને જમવાની મજા આવે કે નહીં બોલો પરંતુ એ ચૂરમાના લાડુમાં જો થોડીક રેતી ભળી ગઈ હોય તો मसाला गमे तेट हो दड़ेली खड़ी साकर लाडू बनाया धोड़ा शेतर ज लाडू हो रेती भूरमा लाडू ना मसाला नो कोई सुख आए नही एम अपने माँ ली ने बेसी ध्यान करवासी पूजा में बेसी, बेसी देव दर्शन कर सत्संग करने बेसीए छेती भली गई है थोड़ा अप करजो भाई रेती भेट भजन में सुखात नहीं सत्संग में सुखात नहीं पूजा में सुख आतु नहीं मूर्ति धारा खात ये रेती शुन्य रेती केम काढ़ी ये समझात आ बचरामृत भजन ए चूरमा लाडू शू अमृत एम रेती भड़ी है एटले मुक्ता स्वामीए प्रश्न पूछो कि महाराज भगवान भक्त जारे ना भक्त जय भजन स्मरण करने बेसे रजोगुण तमोगुण उठे एटन स्मरण न सुखत नहीं तो ये रजोगुण तमोगुण न वेग के आम तो एवं रजोगुण तमोगुण वेग भजन में बेसे तेरेज उठे एवं नहीं 24 કલાક ઉઠતા જ હોય માં બેસે છે ત્યારે જોનારા ને દેખાય છે ગબરગડ ને કાંઈ ખબર પડતી નથી એ તો માળા લીસી કરે છે એટલો જ ફાયદો છે રેલવે ધીમી પડે અને ઉતાવળા હોય અને સ્ટેશનમાં ઉતરી જવું હોય પ્લેટફોર્મ ઉપર તો ભલે ને દસ કિલોમીટરની સ્પીડની ટ્રેન હોય પણ તમે પગ અડાડો ધક્કો મારે અને એની એ ટ્રેનમાં નિરાતે બેઠા હો તો સવાસોની સ્પીડમાં જાય તો તકલીફ નથી એમ જ્યારે સંસારની પ્રવૃત્તિમાં છે ત્યારે રજોગુણ તમોગુણના વેગ એટલા સ્પીડથી હોય છે પણ નીચે ઉતરતા નથી એટલે મહેસૂસ થતું નથી પણ ભજનમાં બેસીએ છે અને જોનારા જ્યારે નીચે ઉતરવાનો પ્રયાસ કરે છે ત્યારે પેલા રજોગુણ તમોગુણનો વેગ છે એને ધક્કો મારે છે ધક્કો મારે છે એટલે હલી જાય છે હલી જાય છે એટલે પડે છે પડે છે એટલે છોલાય છે છોલાય છે એટલે દુઃખ થાય છે દુઃખ થાય છે એટલે પ્રશ્ન પૂછાય છે આ ભજન સ્મરણનું સુખ રેતી ભળી ગઈ છે રેતી શું છે રજોગુણ અને તમોગુણની રેતી છે રજોગુણ તમોગુણ દે સીધી ભાષામાં જેમાં ત્રિગુણાત્મક મન છે પણ એના વિશ્લેષણમાં બહુ જવું નથી આગળ વચનામૃતોમાં ગયું છે એટલું રજોગુણ કોને કહેવાય કામ સ્વાદ માન સ્નેહ બધી પ્રવૃત્તિ ચંચળતા ચિંતા રાગ દ્વેષ છલ કપટ પ્રપંચ મોર શોક ફેશન વ્યસન भोग विलास स्त्री धन ए प्रवृत्ति आधो रजो गुण तमो गुण शुभ आद्रा प्रमाद जड़ता मूढ़ता क्रोध हिंसा मरी जव कि मरी ना कलह करो झगड़ो करो आ तमो गुण छोड़ એટલે આ બધા જે દોષ છે કામ ક્રોધ લો મદ મત્સર આશા તૃષ્ણા ઈર્ષા અહંકાર આ બધા રજો ગુણ તમો ગુણના દોષ છે એના ભેગ ચડે ત્યારે ભજનમાં સુખ આવે નહીં ભજન સ્મરણ કરતાઓને રજ કામનો આવેગ આવે ક્રોધ આવે કોઈના ઉપર ઈર્ષા આવી જાય રાગ આવી જાય દ્વેષ આવી જાય તો માળા નહીં સુખ तो आग वेग केम टले। के रजोगुण तमोगुण दोष नड़ी जीवन में त्रन कारण है त्र सोर्स उदगम स्थान छे। देह कुंग पूर्व संस्कार त्रे लीधे दोष अपना जीवन में वेग करे प्रवेश करे पग पेसारो करे बलवां थे तो कुंगे करोषना वेग आया तो सत्संग करे तो ये वेग टी जाए देहने लीधे जे दोष आए जीवन में काम क्रोधाधिक लोग न तो आत्मविचार परंतु सत्संग करे आत्मविचार करें छता जो काम क्रोधादिक कोई दोष न वेग शांत नूर्वना मलिन संस्कार ने लीधे जीवन में आया है तो ये टाइम घना कठिन त्रय थोड़ा थोड़ा जी ल ंग सत्संग बहुज चर्चा थ एक महात्मा बात जाती छे एक महात्मा गाम मे पसार घर आंगणे पसार था, था।, तो गरना पसार था त्या तो घर आंगण में रहेलू पोपट नु बच्चू बोलवा मूल धारो सुस्वागतम राय श्री कृष्ण आसो पानी पीवो महात्मा तो खुश थी गया मीठू सरस बोले थोड़ा आग गया त्या तो एक एवं घर आई आंगणे पसार थता था। त्यां त्यां पन एक पोपट पन। एतो तरत बोलवा माने काड़ो बोले कान मे कीड़ा खा એકદમ સાધુ ઉતાવળા ત્યાંથી ચાલ્યા કે પણ કોઈને પૂછ્યું કે આ પોપટ રામ રામ જપે આદર આપે અને બીજો પોપટ ગાળો બોલે તો આ લોકો શું ગાળો શીખવાડતા છે ત્યારે કોઈ બહુ સરસ કીધું કે મહાત્માજી એ શીખવાડવું ના પડે અમુક સોસાયટી જેવી હોય તમે ત્યાં જાઓ એટલે પીએચડી થઈ જાઓ पेला घरे जे पोपटनु बच्चू और आ घेरे पोपटनु बच्चू है ये बने एक साथ एक व्यक्ति वेचवा एक पोपटनु बच्चों पेला परिवार खरीदू बीजू बच्चों आ परिवार खरीद पेलू पोपट रामराम जपे कारण है ये घर है ये भगवत भक्तनु घर एट जेव वातावरण है यूं वातावरण पोपट पर असर करे अरे गाड़ो बोले मारो का पकड़ो तो ये कसाई न घर है यनु घर नवरण है संस्कार पोपट में आया साधु तो नाचवा मैं ओहोहो आज मैंने सत्संग कूसंग न बिलकुल सरल रीते रहस्य जड़ी गय के सत्संग कूसंग आज वस्तु छता अपने गंभीरता लेता नहीं ये पोपटना बच्चा नी खरेखर तो तमारे त्या नाना ना बच्चा छे ने तमारा छोकरा छे या नाना जरा छे तेज एवं दीकरा थे वर्वा बाप तेटा पी फरियाद करो छो को अमरा छोक आवाकया पाक्या, पाक्या ते पकड़े તમારા ઘરના જેવા સંસ્કાર છે એવા છોકરાઓમાં આવે છે ગામના ચોરે માણસો બેઠા હોય ને એમાંથી ગામને ચોરે જઈને તમે દ્રષ્ટિ કરી લો ને આખા ગામના સંસ્કાર ખબર પડી જાય એમ એકાદ કુટુંબની વ્યક્તિ હોય ને એને તમે મળો ને એટલે એના એના મામા મોસાળ બધાની ખબર પડી જાય કાકા ભત્રીજા બધાની પડી જાય એનું જીન્સ બોલે અમે તમારા છોકરાને મળીએ ને એટલે તમારી ખબર પડી જાય એમને તમે ભલે સત્સંગી હો પણ તમે સત્સંગ પ્રત્યે કેવો ભાવ રાખો છો સંતોમાં કેવો આદર રાખો છો કેવું હેત રાખો છો કેવી સદબુદ્ધિ રાખો છો કેવી પોઝિટિવ વિચારધારા રાખો છો કેવી નેગેટિવ વિચારધારા રાખો છો એ બધું તમારા દીકરા ઉપર અસર કરે છે તમારો છોકરો સવાર સાંજ દર્શને આવતો હોય લઈ આવો એટલાથી પછી એમ માનો કે હવે એના આમ બધું સત્સંગ રેડી દે તો એ તમારી ભૂલ છે છોકરો અમારી પાસે થોડી રહે છે પણ પછી તમારું અમૃત પીએ છીએ એટલે તમે સત્સંગી હો તો પણ તમારા છોકરાને ઘડવામાં તમે ભૂલ ખાઈ જાઓ છો કારણ કે તમે સત્સંગી હોવા છતાં તમને સાધુ સંતોમાં એટલું હકારાત્મક વલણ નહીં હોય તપાસ ઘણા હોય છે માળ આખોથી ફેરવતા હોય પણ સાધુ બહુ ના હોય એને સદભાવી ના હોય તો પછી તમારા છોકરા સદભાવી થાય એ વાતમાં માલ નથી આપણે પોપટના બચ્ચા જ છીએ जिंदगी भर दरेक मनुष्य पोपट ना सारा जीवन जीवता होरपण अपने कोई न कोई संघ में सतत आता रही संघ थे ये, ये अपना परफेक्ट थे असर छोड़ी जाए आ ब्रह्मांडर कोई एवं अणु नहीं कि एक बीजा प्रभावित न हो जो समाज जो पड़ोस जेव गाम जेव देश जवो सत्संग जो गुरु युव आप घड़तर थे ध्यान राखवा तो बहुत है आमाजा फरी हमें तो आप सत्संग ही थे गए हमें अपने कहीं असर न करें अरे असर शू ना करें गोपाणानंद स्वामी जो वातों कही छे, के सरस बात एम कही अमुक जड़ीबूटी थे कि त्रांबा के लोखंड धातु पर रेडो तो ये त्रांबू लोखंड सुवर्ण बनी जाए गोल्ड बनी जाए सोनू बनी जाए अमुक एवं जड़ीबूटी है कि सुवर्ण गोल्ड पर ते ये जड़ीबूटी ना रस नो तो सुवर्ण राख थी जाए भस्म थी जाए એમ લોઢા જેવો જીવ હોય પણ જો સત્સંગ સારો મળી જાય તો સુવર્ણ જેવો શુદ્ધ થઈ જાય અને શુદ્ધ સોના જેવો હોય પણ જો એવો કુસંગ મળી જાય તો રાખ જેવો થઈ જાય નિત્ર શુદ્ધ થઈ ગયો તો પણ પાછો એવો સંગ થયો તો રાખ થઈ ગયો શ્રીજી મહારાજે વચનામ્રતોમાં કહ્યું જ છે ને કે આ જો એવા ઉતરતાનો સંઘ થાય તો મુક્તાનંદ સ્વામી આજે તો ભગવાન જેવા સાધુ છે તો ઉતરતા જેવા રે કે નહીં શંકા છે હવે હું તમે મુક્તાનંદ સ્વામી છીએ અને છતાં આપણે કોઈના સંઘમાં ન આવીએ એની જરાય ચીવટ રાખીએ છીએ ગુણાતીતાનંદ સ્વામી કે આ સાધુનું નામ બોલા કેવા પણ આ વચનામૃતનો પરથારો જેમાં શ્રીજી મહારાજનું ટૂંક જીવન ટૂંકી સ્વાભાવિક ચેષ્ટા ટૂંકી મૂર્તિનું વર્ણન છે એ પડથારો વાંચે તો વાંચતા વાંચતા થઈ જાય પડથારો વાંચે વચનામૃત વાંચવાનું દૂર પથારો વાંચે ત્યાં સમાધિ થઈ જાય પૂરો પડથારોય વાી ના શકે સમાધિ એટલે શું કહેવાય પરંતુ એ સમાધિ થઈ જનાર સાધુ એક એવા ડોળિયા સાધુનો સંગ થયો તો ધીમે ધીમે સમાધિ ક્યાંય ઉડી ગઈ વાંચવાની રસ રૂચ બહિર્વૃત્તિ થઈ ગઈ અને ડોળિયા જેવા ડોળિયા થઈ એટલે જેવો સંગ થાય ને એવા વેગ લગાડી સ્ત્રીના ધનના વ્યવહારના માન મોટાઈ ના રાજકારણ ના ઘણા વેગ લગાડી શુદ્ધ હોતોય વાર લાગે થોડી જુનાગઢ ના મહારાજા રા માંડલિક હમ એનું બીજું નામ રા ગંગાજળિયો રોજ હરિદ્વાર થી ગંગાજળ એક કાવડ નીકળે એની આખી ચેઈન જુનાગઢમાં રોજ ગંગાજળ આવે અને એનાથી એ રા માંડલિક સ્નાન કરે એની જ રસોઈ બને એનું જ પાન કરે અને એવો ધર્મશીલ નહીં એવો સાત્વિક પુરુષ રા માંડલિક મટીને રા ગંગાજળિયો કહેવાય એટલો પવિત્ર મન વચન કર્મથી કે કોઈને આખે શરીરે કોઢ નીકળ્યો હોય આ કઈ મિત્સ નથી પણ એ રામ માંડલિકની પડખે એ કદખળિયો ચડી ગયો અને એ વિલાસી માણસ ધીમે ધીમે એવી સ્ત્રીરંજનના છંદ ચોપા જે એવું બધું હોય સાખીઓ શ્રૃંગાર રસનું વર્ણન કરે ધીમે ધીમે ધીમે જે ખાર ભૂમિમાં અંકુર ઉઠે એમ નહોતું ઉગે એમ નહોતું એ રામ ચિત્તમાં સ્ત્રીનો વિકાર આવી અને ધીમેકથી એને મમરું મૂકી દીધું મહારાજ સૌંદર્ય તો તમે ક્યાં તમારા જનાનખાના જોવો છો તો તમારા રાણીવાસ માં એવું પુષ્પ નથી તો એવું ક્યાં છે આપણા જુનાગઢમાં સતી નાગબાઈ છે અને દીકરાની વહુ છે તમે એક જુઓ લો જેની પ્રજાજન છે જેને દીકરા દીકરી તુલ્ય કહેવાય અને રામ માંડલિક ત્યાં ગયા છે એને નેસળે કૂબે જુનાગઢ ધણી खबर पड़ी सती नागबाई ने चारण परिवार पधारे खुश थी गया खुर्शी ना ओवार लीधा दीकरा वह ने कहू महाराज पधारियों स्वागत कर कुमकुम -कुम चोखा अक्षत कंकावटी लई ने दीकरा वह एने बधावा कूमकुम चोखा नु तिलक करने रा मांडलिक बैठा है पेली घूमटा लाजनी सीस्टिम एम आम हाथ बहार का आम ज्यादा चांद लो खाली हाथ जो राडलिकारी गो पेली बाजू चांदलो स्वीकार नहीं पेली बाजू गई तो पेली बाजू फरी गु पा आ बाजू फरी गया दीकरा ने बहुए कीधु कि बा राह फरता બા રા ફરતો સા નાગાઈ સામાન્ય ચડાવી કે પ્રજાજન ને માથે બાપ થઈને નજર બગાડે છે જા હું તને સાપ દઉં છું કે તારે રૂવે રૂવે કોઢ નીકળે એ જ ક્ષણે કોઢ ફૂટી નીકળ્યો જે મટાડી દેતો હતો ભાગ્યો રામ માંડલિક થોડા દિવસો થયા પછી નાગબાઈને એમ થયું કે યાર રાજા અન્નદાતા કેવાય ઈશ્વર નો અંશ કહેવાય મેં સાપ દઈ દીધો કહેણ મોકલાયું કે રાને કહો પાછા અહીંયા આવે અને મારી દીકરાની વહુ જો માફી માંગે કોટ મટાડી દઉં એ ક્ષણ માં કહેણ મોકલ્યું કારણ કે કદખડીયોને છોડ્યો નથી ને एने कह मोकलू कि दीकरा वो मेरी मोक लो तो हने सती नाग बोई बोलिया जामवा फट तमणो निकले कूतरा ने मोते मस ते वाचो सौराष्ट्रो इतिहास एम आ बड़ी कथा रडलिक सड़ी सड़ी कूतरा जूनागढ़ बजार में मृत्यु पत्र वेग लाग કામનો વેગ લાગે સ્ત્રીના ધનના બધા વેગ ચડી છે આ કુસંગ આપણે બોટાદના સોમલા ખાજે છે દાદાના દરબારમાં જ રહીએ છીએ પોતાનો ઘરનો ત્યાગ કરીને સેવામાં છે સત્સંગ છે સુરવીર છે શુદ્ધ જીવન છે એના વિશે તમે જાણો છો પણ એને જીવનમાં એક ઘટના કે એમના બાપુજીનું અદાવતિયાઓ કોઈએ ખૂન કરી નાખ્યું હવે આ તો સોમલા એટલે સુરવીર ભગુજીની નેક્સ્ટમાં ઉભારી એવા સુરવીર સોમલા હજાર ને એકલો ભારે પડે એવા અને એના જ બાપની હત્યા થઈ જાય અને પાછો ક્ષત્રિય પણ સત્સંગ છે ને તાને અને વળ ચડે જોજો વેગ લગાડે અને સોમલા ખચર ને એમ થાય વાત સાચી છે ક્ષત્રિનો દીકરો બાપ વેર લઈ તો ધર્મ કહેવાય મારી નાખ વળી પાછા સભામાં બેસે એટલે એમ થાય ગયી એના માટે જીવન વેડફી નાખીશ આ શ્રીજી અમૃત ક્યારે પીશ વળી ઠંડા થઈ અત્યારે વળી પાછા પેલા મળે આ વેગ આવે ને વેગ સમે વેગ આવે ને વેગ સમે જોયું શ્રીજી મહારાજ જાણે છે અંતર્યામી છે બોલતા નથી પણ એમાં એક દિવસ પર્વતભાઈ આવ્યા અગતરાયથી પર્વતભાઈ એટલે બ્રહ્માંડ પારદ્રષ્ટિ નિરાવરણ દેહાતી દશા ગ્રહસ્થ હોવા છતાં સત્સંગ બધો થયો પછી મહારાજે સોમલા ખાચર તો આજુબાજુ સેવામાં જોઈ એમને કીધું કે સોમલા તો હા પ્રભુ આ પર્વતભાઈ આવ્યા છે તેમની પાસે થોડી બેસવું એ બહુ મોટા ભક્ત છે હા મહારાજ તો આપણે જાણીએ છીએ તો થોડી એની પાસે બેસવું ભલે હું બેસીશ મહારાજની આજ્ઞા થઈ એટલે બેઠા રાતે તો પરોજભાઈએ કીધું કે સોમલા કોનું વેર વાળવા જવું છે ટેલિપથી જો કોનું વેર વાળવા જવું છે અરે પરોભાઈ શું વાત કરો છો તો કે હા ભાઈ પાછો વળી ગયા મનુષ્ય દેહ આજે તને અવસર મળ્યો છે કે અક્ષરાતીતની સાથે રહેવાનો જોગ છે તું ત્યાં જઈશ વેર વાળીશ તો એના વેરના ફંદામાં ફસીશ પછી તું શાંતિથી અહીં બેસી શકે છે કોણ કોનો બાપ કોણ કોનો દીકરો છે લોકના વ્યવહારો લોકનો વ્યવહારથી તારે જીવો હોય તો જા બારવેટે છેડ કોણ ના પાડે છે પણ તારે સત્સંગ કરીને જો મોક્ષ પ્રાપ્ત કરવો હોય પ્રભુની સેવા પામી હોય તો મૂકી દે અને સાંભળો મૂકી તો દો છો પણ કુસંગ મૂકતા નથી માટે એ લોકોની વાત સાંભળવાનો છોડી દીધો વચનામૃત શ્રીજી મહારાજે કહ્યું છે અર્ધો સત્સંગ અમારો કરો છો અને અર્ધો તો તમે બીજાનો કરો છો અને પછી એ કુસંગીઓનો સંગ સાંભળવાનો છોડી દીધો અને હિંસાનો ક્રોધ નો જે આવે ગયો એ જતો આ રાગ દ્વેષ ઈર્ષા ને છલ ને પ્રપંચ ને આપણે કુળ કપટ છે ને અવગુણ ને અભાવને તમે શુદ્ધ ભાવે સત્સંગ કરતા હો પણ એવો મળી જાય ને પછી તમને સાધુઓનું સત્સંગનું સુખ નહીં આવવાતી એ વાત ચક્કર ચડાવે તમને ક્યાંય સારું જ નહીં દેખાવાતી કામ તો સારો ક્રોપ પણ રાગ અને દ્વેષ ઈર્ષા પ્રપંચ નિંદા કુથલી અવગુણ અભાવ એ લાગે નાના પણ આંતરડા કાઢી નાખે અને એના જરા વેર લાગે વેગ લાગે મિત્ર યાદ ન આવે એટલો શત્રુ યાદ આવે પૂજા એની થાય ભાઈ ઠાકોરજીની ન થાય પછી એવા જે કૂથલીખોર લોકો હોય રાગદ્વેષી હોય એનાથી હજાર ગાઉ છેટું રહેવું શીંગડાવાળા પશુથી ભલે દસ હાથ છેટા રહ્યો પણ આનાથી હજાર ગાઉ છેટું રહેવું નહીં તર આપણું જીવન અને આપણું સુખ શ્રીજી મહારાજે વચના વ્રતમાં કહ્યું છે કે જે ભગવાનના ભક્તોનો સાધુઓનો અભાવને અવગુણ ગાય છે કે લે છે તો એના હાથનું અમને અન જળ પણ ભાવતું નથી છે ને આપણે એવાનો સંગ કરીએ પછી સત્સંગનું સુખ ક્યાંથી આવે ભેળા થઈને બેસીને આ જ કરે પાછા આ કરે આને આને સત્સંગ કહીએ પાછા શું કરો છો સત્સંગ કરીએ ત્યાં તમે કયો છે જે અત્યારે શરૂ ઉપાડ્યું છે એ ભાગવત છે રામાયણ છે ગીતા છે કયું ઉપનિષદ છે એકસો આઠ કે ત્રણસો ઉપનિષદ કઈ નથી આવતું આવું પણ એવાઓનો સંગ જો છોડે તો જ ભજન નું સુખ આવે અને જીવનું રૂડ થાય કુસંગ છોડવો એ ફરજ વેગ ટાળવા માટે દોષ ટાળવા માટે एवं साव पंचेन्द्रीय सतत कु चालू है भगवत में पांच इंद्रिओ पांच वैश्यओं कही आख्यान में तो यू जो साचव कूद मरियादा मुकी ने पीछे तब एम क्यों मानसी पूजा थाय भूल छोड़व पड़े गोवाड़ गाय चरा जाए पीछे कोई ना खेतर खाई न जाए गाय यू ध्यान रखू पड़े ये, योगशास्त्र में प्रत्याहार कहमें पाचु वाल इंद्रिओ है ये गायो छे। ज्यां है ये संसार में ज्या त्या ज्या खाई ली एन आहार करिए तो दंड थाय જે તેને સાવધાની થઈને એની પાછળ પાછળ ફરવું પડે તો પછી સુખેથી ઇન્દ્રિયો ઘરે આવે અને વ્યવહાર કરતા હોઈએ એમાં પણ ફેર ન ચડે એટલા માટે સાવધાની પૂર્વક પાછું વળી વળીને ભગવત સ્મરણ રાખે તો આ બધા કુસંગના વેગ ટળે આ થઈ કુસંગની વાત બીજો છે દેહ જેનાથી વેગ લાગે છે જ્યારથી આપણે જન્મ્યા ત્યારથી આ દેહની બધી માગણીઓ શરૂ થઈ જાય છે અને માગણીઓ વધતી જ જાય છે ભૌતિક આ ખાવું છે આ પીવું છે આ જોવું છે આ ઓઢવું છે આ પહેરવું છે એની સેવામાંથી ક્યાં નવરો થવા દે છે एले पह कु देह पहंगेह ठाकुर सेवा पूजा करने सवार समय तो नहीं थाय पर देह रूपी ठाकुर जी सेवा थे बोलो सवार ना पोर मा रोज अभिषेक थे बोलो पंचामृत अभिषेक थाय એ ગુલાબ જળ ને ગંગાજળ ને ઠંડા જળ ને ગરમ જળ ને કેટલી પ્રકારના લીરીલ સ્વપ્ન બધા છે ને દ્રવ્યો છે તમારા અભિષેકના રોજ પાટોત્સવ દિવસમાં ત્રણ ત્રણ વાર પાટોત્સવ થાય પાછા રાજભોગ ને બાલભોગ ને શણગાર ને બધી આરતીઓ થાય છે શયન થાય છે પાંચે પાંચ આરતી થાય છે પણ કોની દેહની એમાં નવરા નથી ઘણા તો વાળ ઓળવા મારે કલાક કાઢી વળી ઓળે વળી પાછું વીખી નાખે વળી પાછું ઓળે વળી વીખી નાખે બાકી પૂજામાં ટાઈમ નથી આ કુસંગ છે આ વેગ લગાડી દે છે નવરો થવા દેતો નથી જ્યાં થોડી સભામાં કથામાં ભજનમાં બેસો તો કે મન ભૂખ લાગી છે જ્યાં થોડી વાર બેસો તો કે મને તરસ લાગે છે વળી થોડી વાત થાય કે મારે બાર ખુલ્લા થોડી માળા કરે તો માનો જોયો કેવો કેવો કુસંગી છે મોટો આડો જ આવે કોઈનું સાંભળે નહી બોલો ત્યાં ત્યાં લેટી જાય પણ ભજન કરવા ના દઈએ સત્સંગ કરવાના જ કુસંગ मदो पड़े तो डॉक्टर भजन करावे साजो तो भोग विलास मौज मजा टापक टीपक फैसन व्यसन ए गुंची दिए साव नवरू हो तो हूड़ाई दिए आ देह थी लागेला वेग छे, नवराज पड़वा दे बीज ते मजा जो बात ना तरह एना कोई दोष न हो કામ ક્રોધાથી લોક દોષ ન હોય સ્ત્રી પુરુષનું ભાન ન હોય આવું નિર્દોષ હોય પછી શું થાય છે આખું કેલ્ક્યુલેશન જોયા જેવું છે ગણિત જોયા જેવું છે નવ વર્ષનું છોકરું હોય એટલે તમારે એકદમ નિર્દોષ નવ વર્ષ સુધી હવે તમે નવ લખો જોજો ગણિત જોવો તમે મજાનું એવું છે ને લાઈફનું ગણિત તમે નવ લખો નાઇન કોમ્પ્યુટરની ભાષામાં એકલો નવળો નહીં લખાય આ બાજુ મીંડુ લગાય શૂન્ય લગાય ને શૂન્ય અને નવ આ બે વિભાગ છે શૂન્ય છે એ સદગુણ છે આ દુર્ગુણ છે આ બાજુની સાઈડ નવ છે એ સદગુણ છે તો નવ વર્ષનું છોકરું સંપૂર્ણપણે નવે નવ સદગુણ દુર્ગુણ જીરો છે એ શૂન્ય છે ને હવે એમાં નવ ઉમેરો કેટલા થયા એક આવ્યો આ બાજુ એક આવ્યો દુર્ગુણ અને ત્યાં સદ્ગુણ ઘટ્યો આઠ થઈ ગયા એમાં બીજા નવ નાખો નવ તરીને સત્યાવીસ બે થયા પેલી બાજુ સાત થઈ ગયા હવે સ્ત્રી ઇષ્ણા હતી એમાં પુત્રેશણા આવી હવે દીકરો નથી શેરમાં ભગવાન આવી પડે બે દુર્ગુણ થયા સામે સદગુણ સાત થયા હવે એમાં પાછા નવ નાખો નવ ચોક બોલતા જાઓ કેટલા ત્રણ થયા દુર્ગુણ વિતેષણ જાગી પૂરું કેમ કરવું આ બધાનું ઘટ્યો ત્યાં छाई गया नौ पंचा पिस्तालीस चार चौपन दुर्गुण चार नौ सत्ता छिया साने त्रन नौ अठा बोतेर सात थुर्गुण सात थी गया सदुण बीजा नौ ना ने કેટલા થયા આઠ સામે બીજા નવ નાખો કેટલા થયા નેવું ત્યાં ઝીરો થઈ ગયો જ્યાં અડો દુર્ગુણ હોય ક્રોધ નું જાળવું કામ નું જાળવું લોભ નું જાળવું આશાનું જાળવું મૂળતા નું જાડવું રોગ નું જાડવું ઝંઝટ નું જાળવું સદગુણ અવસ્થા એમ દુર્ગુણો વધારે ત્રીજું જેમ જેમ તમે મોટા થતા જાવ એમ સંબંધોના જાળા વધતા જાય પેલા એક હોય એમાંથી બે થાવ એમાંથી પછી ચાર પાંચ છ સાત આઠ જે શ્રદ્ધા એ વધે પછી એના સગા સંબંધીઓ શાળાની સાળી ને સાળીનો સાળો એનો જમાન એનો સસરોન હાહુ ને હાહુન પાટલા ની હાહુન એટલા બધા આને હલાવો બાભાને તો આખું જાળવું હલે નેવું વર્ષ હોય તો નેવું કુટુંબ હથવારો હોય એક જણો મરે તો નેવું કુટુંબમાં શોખ લાગે મરે પણ નેવું ને સૂતક દેતો જાય આટલો વિસ્તાર અને એને ટૂંકા સ્વરૂપમાં કહે હું ને મારું આ હું ને આ મારું આ દેહ થી વેગ લાગ્યા છે સેજે છેજે આ થાય છે જુઓ સેવામાંથી નવરો ન પડવા દે અરે ગમે એવા એકાંતિક જાજરૂ જાવ છે શું કરો ન કરવા દે બજા દોષ હોય જ અને સંબંધો રાખવા પડે અને એ બધું ગળે વળગાડીને ફરે હું ને મારું હું ને મારું મારું હવે જેવું મોત થયું બધું નોખું આ બધું ભૂમો પછવોષ્ટે ભાર્યા ગૃહ દ્વારિ જન સ્મશાને દેહશ્ચિતા પરલોક માર્ગે કર્માનુગો ગતિ જીવ એ કહ ઈ એકલો ગયો બધા સંબંધીઓ પડ્યાર્યા मरु मारू, मारू करेड़ कर देह सड़ नोखू थेड़ एक वक्त नोखू पड़ी जाने जीवता जीवता मन मोख कर आत्मविचार हा आत्मविचार जागे एटे भजन थे बस मूल मुद्दों आ નોખુ છે એ હકીકત છે એટલે મેં મોતનું દ્રષ્ટાંત આપ્યું જેવો મરે વાત ફિનિશ અરે તમે બીજો જન્મ લઈને પછી તમે એને પુરાવા આપો હું તમારો ફાધર થાવું ન દે દે ના દે પૂરું થઈ ગયું તો જેને મારું મારું કર્યું હતું એને જો તમે ફિઝિકલી પણ છૂટું પડી ગયું નોખું છે હવે મજા જુઓ જે આપણું નથી દુખનું કારણ જોઈની ગાડી કોઈનું મકાન કોઈનું ખેતર તમારું નથી અને તમે તમારું માનો શું થાય આ કોર્ટમાં જે બધા કેસ અને ઝઘડા ચાલે છે શેના છે બોલો कोई न खेतर कोई नो पैसो, कोई नो बंगलो, कोई नी मारी छे, कोई बैरू, ई मार्नू छे, हक जमा जाए क्यास छे, एना दुख छे એ જે દીકરા દીકરી આ તે બધો જ પરિવાર છે એ ભૌતિક દ્રષ્ટિએ લૌકિક દ્રષ્ટિએ સાથે છો એટલે ભલે પણ હકીકતમાં આત્માના દ્રષ્ટિએ નથી આત્માનું છતાં આત્મા એને પોતાનું માનીને બેઠો છે એટલે ડખો થાય છે આ કોર્ટ અને કેસ જે અદાલતમાં ચાલે છે હૈયાની હૈયાના કુરુક્ષેત્રમાં જે યુદ્ધ ચાલે છે પડપળનો સંગ્રામ તું જ પાંડવ તું જ કૌરવ મનવા આજે જે ઝઘડો ચાલે છે એ શેનો જે આપણા નથી એનો આપણો મને હક બનાવી દીધો છે મારે લલ્લું કઈ નથી પણ તોય આ ઝઘડો શેનો છે સીધી વાત છે ને જે આપણું નથી એને આપણું માન્યું છે એટલે દુઃખ છે અને એ જ્ઞાન થઈ જાય કે આ મારું નથી વાત પૂરી થઈ ગઈ એને આત્મવિચાર કહેવામાં આવે છે કોર્ટનો નિકાલ આવે ન્યાય તોડાય મોતનો પછી કે એ હવે તમારો હક જતો કરો તમારું નથી પછી મુંડાઈ બેસે એના પેલા સમજી જાય તો સુખીયો જ છે આ દુઃખનું કારણ તો ખોટું માન્યું એટલે ને બહુ મજાની વાત કહું સાંભળવી છે નાવડા ગામ છે નાવડામાં નથુભાઈ ઠક્કર હરિભગત સારા પણ એને કોઈ દીકરા દીકરી કઈ સંતાન નહીં જે નથી એ ઉભું કરવું એને કોઈ દીકરા દીકરી નહીં વારે તહેવારે ગઢડા આવે ગોપીનાથજી મહારાજ ને અરજ ગુજારે થયો ને હા રોજ મીંડું હોય જયારે ત્યારે આવે ત્યારે નબળાથી ભગવાન પછી બહુ કયો તો પછી લિસ્ટ માં લઈ લઈએ વેઇટિંગમાં રાખે ભગવાન આપણો છે આપણે એના હોઈએ થોડા ઘણા તો આપણું વેઇટિંગમાં લઈએ તો ખરા પણ હવે જોઈ બધું એને હિસાબ પતાવે કંઈ સહેલી વાત છે તમારી પાસે કોઈ હવે તમારા સંબંધ આવીને કે ભાઈ એક લાખની મદદ કરો પણ જરા જોઈન કરવું પડે ને કે એમનું થોડું બધું દઈ દેવાય છે તમે કહો ને ખમો વ્યવસ્થા થાય એટલે કરી દઉં હ એની વ્યવસ્થા કરવી એટલે લિસ્ટમાં ભગવાને લીધું કે આ રોજ મંડ્યો છે એમાં એને દીકરો થયો બહુ મજાની વાતો દીકરો થયો કેટલા વર્ષે સારો આપ્યો હોય જોઈને મોટા માણસ આપે તો સારું જ આપે ભાઈ એવો રૂડો રૂપાળો કે લઈ આ કુંવર જેવો બાપા ને બાપાને તો હો અછો અચ્છા વાનાતા આવ્યો આખો દિવસ આખો દિવસ આમાં ખાઈ ને પીએ ને લોહી ચડે એ તો જેને મોટી ઉંમર સુધી ન થયો દીકરો ને એને ખબર પડે પણ ભાઈ પાંચ વર્ષ નો થયો ને મરી ગયો હવે શું થાય એ બધા રોકડ થઈને સંબંધીઓ આવ્યા ને એનો અગ્નિસંસ્કાર કર્યો સાંજ પડી હવે દીકરો એનું જે દુઃખ માથા પછાડે હાય હાય હાય હે મહારાજ તમે આ શું કર્યું દહીન પાછો ન દીધો હોત તો આટલું મને દુઃખ ન થાત આવો હારો પાછો ગુણ્યા એક એક ખોઈ નહી હવે મારો કોણ આધાર માથા પછાડવા માંત્મહત્યા એવું જોર થી માથું પછાડ્યું ગુજરી જાય દીકરો તો આપણને દુઃખ થાય પણ આવી રીતે હતો કે હવે મારે જીવું જ નથી તું આગી જા માથું ફોડીને વધેરી નાખવું છે નાળિયેરની જેમ હવે અરે તમે સત્સંગી છો કાલ સવારે સાધુ જાણે તો શું થાય આપણા કુટુંબનું આપણે અહીંયા કેટલો સત્સંગ ની સેવા કરતા હોય મોટા થઈને આગળ બેસતા હોય માથું નાખો હાલતા કરો તમે ક્યાં જાય છો ખબર છે તમારો ગુણો વેગ ચડ્યો જોયો હવે મને તું છૂટવા દે બાકી અમારે દુઃખ સહન નથી થતું એની ઘરવાળી એમના બે બે ભેડા થાય નથુભાઈ ઠક્કર થાંભલી ની આર્યા દોડુલીને બાંધવા કે આ નક્કી મરશે મહારાજ ની પ્રાર્થના કરે મહારાજ હવે તમે અમને ઉગારો આ તો અમારે ટીલી લાગે એવું થયું ઓલું હજી કે મને છોડી નાખો એટલે હું તમને કરી દેખાડું કે નથી કરી દેખાડવું તમે વ્યાજ આવું પણ અમારે પણ ભજન કરે પ્રાર્થના કરે અર્ધેક રાત ભાંગી છે તેમાં કાળી મેઘલી રાત હતી પણ શરદાર્થ આખા ઘરમાં પ્રકાશ થયો અને એમાં વાળો સહજ પ્રભુ અવકાશ માંથી એને જોતા તો બેન હતી ને પગમાં પડી ગઈ બે મહારાજ બહુ દયા કરી મહારાજ બહુ દયા કરી પેલા નતું કે મહારાજ આવા કઠોર સિંહ ના થયા અને નધુભાઈ કે એનું નામ કાળું એ કાળું એ કાળું અને કાળું બોલ્યો નથુ ભાઈ કોને કોને દીકરો કયો છો એટલે બાપ ને નથું ભાઈ કેવું લાગે પાંચ વર્ષ છોકરો એના બાપ કે નથું ભાઈ કોને દીકરો કયો છો બોલો તો હજળ થઈ ગયો બાપને પાંચ વર્ષ નો કરો છો કોને દીકરો તું શું નાને મોઢે મોટી વાત કરે મોટી વાત નાની વાત કોને દીકરો કયો છો પાંચ વર્ષ પેલા દીકરો હતો તમને ના દીકરો કેમ મેળ્યો ખબર છે ને કેટલી ગોપીનાથજી મહારાજની પદયાત્રા ને પ્રાર્થના કરી મારા બોલાય નહી બ્રહ્મચારી તને જો એને તમે દર્શન કરેલા એ બ્રહ્મચારી ગોપીનાથજી મહારાજ સેવા સેવા કરે પણ એને મા બાપમાં હેત માવતર માં હેત રહી ગયેલું બહુ જંખના થયા બાપ જોઈતા બાપ જોતા નાખ્યો એ બ્રહ્મચારી હું છું જોયું ત્યાં એ બ્રહ્મચારી પ્રગટ થયા હવે આને એમ કેમ કે કાળું અહીંયા એટલે તમે છો તો હા હું ચોટી પીડ્યા છો નથું ભાઈ દીકરો દીકરો કોને કહો છે તારો દીકરો થયો પછી પશ્ચાતાપમાં ખબર પડી દેવની સેવા કરી એટલે મને હું માવતર માટે અહીંયા આવ્યો નથુ તમે જો દીકરાને માટે મરી જશો તો કેટલાય દીકરા થશો તો પાર નહીં આવે આજ સત્સંગ મેળ્યો છે કામ કાઢી લ્યો નહીતર મરી જશો લો જય સ્વામી નારાયણ એક સડાકામાં એ નથુભાઈ પેલા કાળું એટલે બ્રહ્મચારી શ્રીજી મહારાજ અદ્રશ નથુભાઈ શાંત થઈ જાય કોઈ કોઈનું નથી રે જ્ઞાન થઈ ગયું આત્માને કોઈ નથી જો જ્ઞાન થઈ જાય તો તમે કોઈ ઘરે ન જાઓ પણ મને ખબર છે એ નથી કારણ કે તમને કોઈ બુદ્ધિઓ મેળ્યો નથી પછી નતું ભાઈ એવી સત્સંગની સેવા કરી એવી દેવની બધી રીતે સેવા કરી ને એવું ભજન કર્યું અને ભગવત ધામ આપણું નથી એને આપણું માન્યું એનું દુઃખ આત્માને માટે આ કોઈ નથી ભાઈ આવે ને જાય વૃક્ષ છે તો પંખીઓ આવવાના જ છે ભાઈ પણ સવાર થાય એટલે ઉડી જાય પણ એ હા હા થાય પણ પછી કોઈ ગુજરી જાય ત્યારે બઉ કઠણ છે અરે અમારે સાધુઓને ચલો ભયો જાય તો તંડી નથી ખાતા કેમ નહી એને ક્યાંય પાણી પોઝી ઉછેર ત્યાં ધોયા જ નથી ઉચ્ચારો ઉલટા નહીં એના ધોતી આ ધોતો હતોણ છે આપણું નથી અને આપણું માનું બીજી વાત આપણે નથી એ આપણું આપણે માનવું કારણ આપણે બ્રાહ્મણ છું હું આ છું હું પૈસાદાર છું હું મોટો છું હું બુદ્ધિશાળી છું હું એન્જિનિયર છું હું એડવોકેટ છું હું ડોક્ટર છું બિહિયર સાયન્ટિસ્ટ છું હા હું છું નથી આત્મા નથી એ ક્રોધી લોક્ર જનક જેવા થઈને સાંભળવા બેસીએ ત્યારે કામ થાય પણ છતાંય આ વિચાર છે એ બહુ મહત્વનો છે જે આપણે નથી એને આપણે માની બેઠા છે એ દુઃખનું કારણ એક સાધુ પાસે વાત કહું એક સાધુ પાસે એક જણો આવીને બેઠો બાપજી મારું દુઃખ મટાડશો બોલો હું ભયંકર ક્રોધી છું એવો ક્રોધી છું કે એની વાત ન થાય જીવાનું ઝેર થઈ ગયું છે બાપજી મને આ દુખ માંથી બસ સાધુ કે બોલતો શું નથી છોડી દઉં ભયંકર ક્રોધકર ક્રોધિ છું સરસ આજે હું નવરો નથી કાલે આવ્યો આ બાલે એક ક્ષણમાં તને સુખશો કરતો હમ પણ જો તારા ક્રોધને હારી લેતો આવજે જા પેલો ગયો આવવાનું થયું બીજે દિવસે હારે લાવ્યા હાર્ય લાવ્યા લઈને આવ્યા તમે તો ક મુદો પતે તો કે બાબજી હાર્ય લાવવાની એમ ક્યાં વાત છે એ ગમે ત્યારે આવ્યા છે ગમે ત્યારે આવે છે એક જણો દવાખાના ડોક્ટર પાસે ગયો ને ડોક્ટર કે શું થાય છે આ બાજુ દુખે છે આ બાજુ દુખે અરે ગમે ત્યારે ગમે ત્યાં દુખે છે ડોક્ટર લોચડી ગયા એટલે ડોક્ટરે બે ગોળી આપી આ લઈ લઈ ગયો દુખાવો મટી જાય તો કે આ બે ગોળી શું થશે તો ગમે ત્યારે ગમે ત્યાં જવું પડશે ગમે ત્યારે ક્રોધ આવે છે હેમ ગમે ત્યારે આવે છે તો આવે છે પછી તો રોકાઈ જાય છે ને જાતો નથી ને નાના પાછો વયો જાય છે તો સાંભળેલી એનો અર્થ એ જ થયો કે કાયમ્યાય નથી રહેતો બહારથી આવે છે ને તો એ તું નથી એ જુદું છે કોઈ એ ગેસ્ટ છે મહેમાન છે મેઝબાન નથી આવે છે ને જાય છે ને તો તું નથી એટલે પેલો તો કઈ સમજ્યો નહી जू कई बाधो नहीं आवे छे ने? हाँ ज्यादा मसलत तो करो अलग बाबी एम क्या बार तो कड़ी <laughs> केसो आए पाए पास मल्वा जाए तो क्या बार तो क्या, तो क्या अरे ये तो अहियाँ अंदरज पीड़ियों से અંદર છે હવે જોજો આખી વીચ જા બેસ ક્યાંથી છે ક્યાં આવે છે એને પકડ અને આવો જાડો ધોકો લીધો એને ખડડાવે ને તો અર્ધો ગાવી એવો જો હું આ ઉભો છું આખીમાં વીંચી જા ત્યાં કીધું અંદર છે અંદર ગોય જડે એટલે સેજ મને ઈશારો કરજે ફેરવીને ધોકાવું ને એક ક્ષણ ક્રોધને પતાવી દઉં હવે એવો હોય ક્રોસ સાધુ લાલ બંબોલ થઈ ગયો હાથમાં ધોકો પણ હવે કદાચ મોકો કરે મચ્છર કરે હવે જ નહીં એને ભલે આમ કર્યું એને આયા પકડો પાડી દે એવો હલવાનો કે આ ક્યાં ભટકણો ના તારા માટે હાવ નવરો શું અને આ ધોકો મેં આખી રાત મથ બનાવ્યો એક ફટકારું ને ક્રોધના ડૂચા કાઢ નાખો કોઈ થી તારી સામો ન આવે અને ભાઈ સાધુ પ્રદક્ષિણા કર્યો અને લાકડી ધબધબ ખડાવે અને ઓયલો બેઠો ગોતે ત્રણ કલાક બિહારો ત્રણ કલાક પછી આખી ગાડી મેળ્યો તો ના જીડ્યું નહી કાંઈ કાલે પાછો આવી જાય નઈ આવીશ તને હું બીજે દી આવ્યો બેસ ગોચ ત્રીજે દી ચોથે રોજ બેસાડે દિવસો ઉપર દિવસો ઉપર દિવસો ઉપર જાય એક દિવસ એવો આવ્યો બે ત્રણ કલાક પછી આંખ ઉગાડીને દળદડ આંસુએ પેલા સાધુના પગ પકડી લીધા મહારાજ ક્રોધ તો ન મળ્યો પણ મને મારું પોતાનું આત્મ સ્વરૂપ પ્રાપ્ત થઈ ગયું છે મહારાજ મારો આત્મ હું કોણ છું અંદર ક્રોધ નથી કામ નથી લોભ નથી મોહ નથી મધ નથી મત્સર નથી હું એકલો નિર્ભેળ આત્માના પરમાત્મા છું મહારાજ કોઈ નથી ધન્ય હો ગુરુ ધન્ય હોસ પતિ કયો ને ક્રોધ ભી છીએ જ બસ કામ ક્રોધ લો મોહમદ મત્સર એને આપણે એટલું આઈડેન્ટિફિકેશન એકાત્મ ભાવ કરી દીધું છે શ્રીજી મહારાજે વચ્ચેના મૃતમાં કીધું છે એટલો બધો વિષયોનો એનો જોગ થયો છે કે જેથી કરીને પોતે તદરૂપ થઈ ગયો છે એટલે ગુણાતીતાનંદ સ્વામી કે આત્મવિચાર કરીને જો માણસ સાધના કરે તો સુખીઓ થાય કઈ રીતે કે ગુજરાતની ભૂમિમાં તમે પાતાળ સુધી ખોદો ક્યાંય પાણો આવે જ નહીં અને કાઠિયાવાડ ની ભૂમિમાં પેલે ઘાણે પાણો એમ દેહ ભાવમાં જો વર્તીને સત્સંગ ભજન કરીએ તો પેલેણ થાય અને પીડા થાય પણ જો આત્મવિચાર કરીને આ નોખું કરી નાખ્યું હોય તો પછી કોઈ વિરોધ અવરોધ આવતા નથી રેવાનું છે ત્યાં રહેવાનું જ છે પણ સંતોએ કીધું છે ગુણાતીતાનંદ સ્વામી કીધું છે વચનામ્રતમાં પણ કયું છે કે હું આત્મા છું હું અક્ષર છું એનું મનન કરું સંતો કેતા કે રોજે એક માળા કરવી હમ ખાવા બરાબર આમાં કેટલા એવા હિશ કે જે દિવસમાં થોડી મિનિટો સેકન્ડો માટે કઈ એવા પ્રસંગે વિચારે કે ભાઈ હું આ નથી હું આ વિચાર એ હું નથી હું આ દોસ્તે હું નથી હું આ દેહ એ હું નથી હું આ ગ્રહસ્થ હું નથી વિચારે છે આ જાડું ક્યાંથી નોખું થાય કલ્યાણના માર્ગમાં પણ ક્યાંથી ગતિ આવે વિચારીને કાપે પછી પેલા શિવલાલ જેમ ભજન ધ્યાનમાં બેસી જાય ઘરમાં ઘીનું ગળવું એક મણનું પડેલું અને એ બિલાડા બાજા ને આડું પડ્યું ઢોળાણું એનો રેલો નીકળ્યો ઉમરેથી બહાર અને એમના પિતાશ્રી ભગા દોષી એમને ખબર પડી અને શિવલાલ ભાઈ જયારે બહાર આવ્યા ને પછી ગઘલાવ્યા કે આંખ્યો મીચીન ભગતડો થાય તો વાંધો નથી પણ આ ઢોળાય એનું તો ધ્યાન રાખ તને ભજન કોણ ના પાડે છે પણ આટલું નથી થતું તારાથી કે બાપુજી આ મણ ઢોળાણું એમાં શું નકામાં ખીજાવ છો હમણાં પંદર દિ પેલા દસ મણ ઢોળી નાખ્યું ક્યાં ઢોળ્યું હમણાં બધા નાચને બેળી કરીને બધાને જમાડ્યા એમાં એક રામકૃષ્ણ ગોવિંદ સામેનામ લેનારો હતો એને કોઈને ભગવાનની આસ્થા હતી વણિક પરિવાર છે આ બધા લાડુ કરીને દસ મન ઢોળી નાખ્યું ઢોળાઈ જ ગયું છે ને જે ભગવાન નામ લેતો એને અર્થે થાળી કરીને પીરશો એ વાપર્યું કેવાય બાકી બધું ઢોળ્યું કેવાય તો બેળું અગિયાર મુ આ ગણી લ્યો ને શું થાય છે હવે એ સુફિયાની વાત રહેવા દે બધી તો કે જો બાપુજી હું ધ્યાન કરવા બેસું ને એટલે હું પેલા આખા બોટાદને હળગાવી દઉં પછી આપણા ઘરને હળગાવી દઉં પછી તમને હળગાવી દઉં પછી મારા દેહને હળગાવી દઉં અને પછી શુદ્ધ આત્મા થઈને હું ને શ્રીજી મહારાજ બે રહી અને પછી અમે ભજનની મૂર્તિની ચહ ચહાટી લઉં મને પછી ખબર રહેતી નથી આમાં પછી પાણો આવે નહીં એને ધામમાં નવું ઘર કર્યું છે મહારાજ કે રે થઈ બીજું શું આત્મા અનાત્માના વિચારે કરીને લાગેલા કામ કોરો લો બધા જ દોષો છે એની નિવૃત્તિ થાય છે હવે ત્રીજી વાત कूसंगे कर वेग लागंगे टली जाए देष लाग आत्मा आत्मा विचार कर टी जाए परंतु गट कंग त्याग करे सत्संग करे देहा आत्मा विवेक करे तो जो काम क्रोधाधिक दोषना वेग जो लाग्या हो शांत न तो पूर्वना कोई मलिन संस्कार थे आ दोष आया એ ટળવા ઘણા કઠણ છે તમે જોજો ઘણા એવા હોય કે બિચારા ઘણા ધ્યાન ભજન સાધના સાત્વિકતાથી રેવાનો પ્રયાસ આ બધું કરતા હોય પણ એના કામુકતાના અને એના દોષ કોઈ રીતે કાબુમાં ના આવે એનો અર્થ છે પૂર્વથી છે તમે જુઓ બીડી સિગરેટ પીવાનું કોઈ ચાલુ કર્યું મહિનો પંદર દી પી દી બંધ કરવાનું થાય તો ફટ દે છોડી દે પણ એક વર્ષ સુધી પીએ તો થોડું કઠણ પડે પાંચ વર્ષ સુધી પીધું હોય તો બહુ સ્ટ્રગલ થોડી કરવી પડે પણ ત્યારે છૂટે બીડી સિગરેટ તમાકુ કોઈ વ્યસન પણ ચાલીસ પચાસ વર્ષ સુધી નોનસ્ટોપ જેણે બીડી સિગરેટ તમાકુનું વ્યસન રાખીને ચૂહ્યું હોય ચેઇન સ્મોકર થઈને હવે એને તમે સિત્તેર વર્ષે એંશી વર્ષે છોડાવો ત્યારે શું થાય આખું શરીર ખેંચાવા માંડે ચહેરા લાલ થઈ જાય તાવ આવી જાય કાં જાડા થઈ જાય કાં કોન્સ્ટિપેશન થઈ જાય કબજિયાત થઈ જાય તાવ આવી જાય શરીર ખેંચાવા માંડે ने? छोड़ू कठण के पूर्व अभ्यास ते गाड़ी स्टार्ट करी हो आडु आए तेरा ब्रेक मारो तो उ जाए धीमी धीमी जती हो तो उोढ़ सौ स्पीड में जाती हो पा ब्रेक मारो जो काबू में आए वेग पकड़ लीधा पेले स्टार्ट थी गई पेले थी क्यार जन्म थी स्टार्टो ये संस्कार केवंडो ने मलिन ये समझ केव मलि भूणो है कि स्त्री ने अर्थे के पैसा ने अर्थे के पद प्रतिष्ठा ने अर्थे के कोई एवं पोस्ट ने अर्थे एम एटलो दुष्कृत्य कर पापना मलिन संस्कार लग्या काम टलता क्रोध टलता मोह टलता मान टलत नहीं ये रागद्वेशर्षा टलता अधम कृत्य करूटता કામનું તમે જુઓ કે ગયા જન્મમાં એમણે પોતાની કામુકતાને શાંત કરવા માટે પરસ્ત્રીનું હરણ કર્યું હોય કોઈના દાંપત્યને વીખી નાખ્યું હોય એના માટે કોઈ સ્ત્રી પુરુષનું એની હત્યા કરી હોય કોઈ સત્સંગમાં નજર બગાડ્યું હોય કોઈ પૂજ્ય વ્યક્તિ સાથે એને ભ્રષ્ટ કરી હોય અને કોઈ સત્પુરુષ હોય ભગવાનના ભક્ત હોય એમાં કામીપણાનું કલંક દોષ લગાડ્યો હોય આ અધમ કૃત્યો છે વૈશ્યાગમન કર્યું હોય સંબંધની સ્ત્રીઓમાં ગમન કર્યું હોય તો એ તીવ્ર અને મલિન સંસ્કાર લાગી ગયો એ પછી ટળે તેમજ આ જન્મમાં પણ જો પરસ્ત્રીનો વ્યવહાર થયો હોય વૈશ્યાચરણ થયું હોય એવા દુષ્કૃત્યો થઈ ગયા હોય તો પછી ઉંમર ઢળે ને પછી વિકારો કાઢવાનો પ્રયાસ કરે તો મલિન સંસ્કાર લાગી ગયો એટલું જ નહીં તમે તમારા દાંપત્ય જીવનમાં પણ સંકોચ સંયમ રાખીને જો લાઈફ ન જીવ્યા હો તોય ચાલીસ પચાસ વર્ષનો અનસીઝિંગલી જે ધક્કો લાગ્યો છે પછી તમે અવસ્થા થાય વિચાર કરો મને બહુ પરેશાન કરે છે તો કરે સંસ્કાર લગાડ્યો છે ને પેલા બીડી તમાસ પચાસ વર્ષનું પીધેલું છે એમ ગ્રહસ્થ હોય એટલે અમારે તો આ બધું ચાલે એ વાત ખોટી છે શાસ્ત્રો કહે છે ગ્રહસ્થાશ્રમ છે વૈરાગ્ય કેળવવા માટે છે રાગને ઘાટો કરવા માટે નથી હવે ઘાટો કરી કરીને એવો બધો સંસ્કાર ઉભો કર્યો હોય અને એનો સંસ્કાર પડી ગયો હોય પછી એને એ સંસ્કાર પૂર્વનો સંસ્કાર પેલા થઈ ગયો પછી એનું મન અવસ્થા થાય તો વિકારો છોડે નહીં આવા સંસ્કાર ટળવા કઠણ છે એટલે આનંદ સ્વામીએ પૂછ્યું કે મહારાજ પૂર્વનો મલિન સંસ્કાર હોય તો શું ઉપાય કરે તો ટળે મહારાજ કહે તો સ્વામી અતિશય એવા જે મોટા પુરુષ છે એમને જો રાજી કરે તો એવા મોટા પુરુષ રાજી થાય તો ગમે તેવા પૂર્વના મલિન સંસ્કાર હોય તે નાશ પામે છે મજે કી બાત હે અતિશય મોટા પુરુષ છે મોટા અતિશય મોટા કોણ છે કે જેને દોષ માત્ર ટળી ગયા છે એ મોટા અતિશય મોટા કોણ છે જે બીજાના દોષ સંકલ્પ માત્રથી ટાળી નાખે એ અતિશય મોટા છે એવા સત્પુરુષ જો રાજી થઈ જાય તો ક્ષણમાં વિકાર માત્ર ગમે તેવા મલિન સંસ્કાર હોય ટાળી નાખે જુનાગઢમાં ગુણાતીતાનંદ સ્વામીના આપણા જ ગુરુ પરંપરામાં બાલ મુકુંદાજી સ્વામી મહાસ અતિશય મોટા પુરુષ ત્યાં જુનાગઢમાં એક ખૂબ દોડી દોડીને બધી સેવા કરે થાકે નહીં શ્રદ્ધાળુ અને બધી રીતે આમ સદગુણી નીમધર્મે બધી પણ ઉપવાસ બહુ આડેધડ કરે એટલે બાલમુકુદાસ ખ્યાલ આવ્યો એટલે એમણે એકદી બોલાવ્યા કે ભાઈ ચાતુર્માસમાં તમે શાસ્ત્રીય રીતે ધારણા પારણા કાતે બધું કરો એ તો બરાબર છે પણ આડેધડ ઉપવાસ કરો છો એ જરા અમને ગમે નહીં સેવા કરવાની હોય શરીર તૂટી જાય આવું શું કામ તમે જળતા કરો છો એટલે પેલા સાદું રડવા માંડે એ કે મા બાપ હું કંઈ જડતા કરતો નથી પણ હું બધી રીતે આમ બરાબર છું પણ મને સ્વપ્નમાં સ્ત્રીઓના વિકારો થાય છે ને એટલે પછી એવા વિકૃત સ્વપ્નઓ આવે પછી હું ઉપવાસ કરું છું સાધુ રડવા માંડે સ્વામી કે ઓહો એવું છે મહારાજ મહારાજ જાઓ જાઓ જાઓ જાઓ સાધુ એ આજથી તમારા વિકાર ગયા જાઓ એ જ ક્ષણે પેલા સાધુના સર્વ વિકારો નાશ થઈ ગયા રાજી થઈ ગયા શ્રીજી મહારાજે કહ્યું પુરુષ અતિશય મોટા પુરુષ રાજી થાય તો પૂર્વના મલિન સંસ્કાર માત્ર ટળી જાય સાંભળજો રંક હોય તે રાજા થાય એક એક ના ઉપર દ્રષ્ટાંત ચાર વાત મહારાજ કરી વિકાર માત્ર ટળી જાય રંક હોય તે રાજા થાય ભૂંડા પ્રારંભ રૂડા થાય અને ગમે તેવું વિઘ્ન આવનારું હોય તો પણ નાશ થઈ જાય એક એક દ્રષ્ટાંત વિકાર માત્રનું જોયું ટળી જાય રંક હોય તે રાજા થાય પ્રભાસ પાટણના ગોવિંદરામ બ્રાહ્મણ મુક્તાનંદ સ્વામી પાસે સાધુ થવા આવ્યા પછી મહારાજની પાસે દીક્ષા અપાવી મહારાજી એનું નામ વિજ્ઞાનાનંદ સ્વામી પાડ્યું સ્વામી પાસે શાસ્ત્રનો અભ્યાસ થયો સંગીત વિદ્યા પણ શીખ્યા વક્તવ્ય પણ શીખ્યા એટલે બૌદ્ધ શાસ્ત્ર અભ્યાસી સંગીત પણ જાણે સરસ મજાના કથા વક્તા પછી ગમડે ગમડે ફરે એમાં ફરતા ફરતા જંબુસર બારાનું શ્રી ગામ ત્યાં સ્વામી આવ્યા હવે જેવા ગામમાં પ્રવેશ કરવા ગયા ને ત્યાં ગામના લોકો ભાળી ગયા સ્વામી નારાયણ કે ગામમાંથી કાઢી જ મૂકો આ ગામ પગાડી નાખે પછી આપણે હોકો પીવાના દે બીડી પીવા ના દે ચલમ પીવાના દે બધે આડા આવે ગામ પગાડી નાખે કાઢો એને એટલે બધે ધૂળું કાકરા એવું ઉડાડ્યું ગાળો બોલ્યા એટલે સ્વામી બહાર નીકળી ગયા ગામ ને બહારનું ઝાડ એની સ્વામી તો ગાય સરસ એવા પ્રાચીન ભજનો એવું ગળું મીઠું એવી શાસ્ત્રીય અભ્યાસ કરેલો સંગીત નો એવી ગાવા માંડ્યા અને ભાઈ માણસ માત્ર ઢોર નહીત ગમતું હોય છે ખબર છે ગાયો સાંભળે સંગીત તો દૂધ વધારે એમ કહે છે પણ આપણે ગીર ઓલાદની ગાયું દૂધ દીઓ જર્સી તો ચોરી જાય સંગીત પ્રિય માણસ છે એ લોકોને તો નીકળે ખેતરેથી આવતા હોય ને આ સંતો આંખો વીચી કરીને ગાય અને વિજ્ઞાનંદ સ્વામી મહારાજે સંભાળીને ગાય તો ઓલા એવા બેસી જાય હરણ સાંભળવા માટે બેસી જાય વિનાયમ એ લોકોને બહુ ગમ્યું એટલે પછી કીર્તન પૂરું થાય એટલે પછી કે સ્વામી આવો ગામમાં ચોરે આવો હતો કે ભાઈ અહીંયા ગરબા નથી દેતા કેમ આવું અરે કોણ છે ઈ કોણ છે ઈ કોણ આલો અમારે આર્ય સ્વામી કે આવું જ જોતું હતું આવા બે ત્રણ ભેળા થઈ જાય એટલે કોઈ પણ કામ કરવું હોય ને એમાં ચાર જણા જોઈએ એક ડાયો જોઈએ એક કામધો જોઈએ આવા હાંઢે જોઈએ એટલે હાલો લઈ ગયા ચોરે ઓલા કોઈ બોલી ન હોય કે જુવાન આગળ હતા ને મૂછુ બેસો સાવ કીર્તન ગાંવ સ્વામી ને એટલું જોતું હતું ને પછી હાંજ પડી ને કીર્તનો ગાયને પછી તો વખતા સારા દેવા દ્રષ્ટાંતો બધા રામાયણ ભાગવતના લાવીને વાતો શરૂ કરી એ ગઈડિયા ગુડિયાને જમારાન બાયુ બોન દીકરી બધા બેહી ગયા છેટે છેટે બધા સાંભળવા માંડ્યા બીજે દિવસ સ્વામી જવાને તૈયાર થયા તો એ લાગે ના જાવા નહીં બેહો સ્વામી કે આવું રિયા દિવસો જવા માંડ્યા પણ ગામના કેટલાય કુટુંબોને સ્વામી રંગી નાખ્યા થઈ ગયો સત્સંગ હય શ્રીજી મહારાજ ભજન કરવા માંડ્યા પછી સ્વામી ફરતા ફરતા તો વડતાલ ગયા પણ આ લોકો રહી નો છે ક્યાંક આપણે ગુરુ વળી પાછા નથી સ્વામી કેટલું અરે મંદિર કરો તો રેવાય ને ચોરે તમને તકલીફ હોય હા તો મંદિર કરીએ તો આનો આવું એટલે એક બે જગ્યા દીધી ને આપણે ત્યારે કાચા માટીના થતા ને મંદિર એટલે સ્વામી આવ્યા માટી પીંડાથી ચણાતા હોય જે જગ્યા મંદિર ચણાય ત્યાં એક રજપૂતની વાડી એ અમરસિંહ રજપૂત બે પાંચ વીઘા જમીન શાક બકાલો કોષ રેંટ હાંકીને પાય અને એ બકાલો રીંગણાં મરચાં જે કાંઈ થાય એ બધું બાજુના શેરમાં વેચી આવે ને એમાં એનો રોટલો નીકળે પણ નજીક વાડી પડે એટલે સંતો ત્યાં નહાવા જાય વિજ્ઞાનંદ સ્વામીને બધા પણ પેલો એવો ભાવિક ચામડાના કોષના પાણીથી સંતો નાય નહીં એટલે ડોલથી સિંચીને બધાને ભાવથી સંતોને નવડાવે અને જાય ત્યારે સરસ તાજા મજાના રીંગણા મરચા ને ટમેટા કોથમરી ને એવું બધું આપે લ્યો ન સંતો આ તમે જમજો એટલે સંતો ને મફત મળે તો લેવાનું તો હોય જ એટલે દાંતો અમારે હું કઈ રેલવે ઉપર જઈને ખિસ્સા કાપવા જાઉં તમે દિયો નહી તો એવું થોડું છે દીએ હારા કામમાં વાપરે કે અમે અમે એકલા બધા રીંગણા ખાઈ જાય છે કાઢો છો એક તો તમારે દેવું ની કોક દી એની પાછળ દાંત કાઢો એ બધા રીંગણા બધું આપે પાછું રોજ નો ક્રમ નાનો માણસ શ્રદ્ધા મોટી કેટલા સંતો હોય પૂરું પાડે સામે રાજી થાય કે મળો અને કાંઈ વાત થોડી ઘણી કરી પણ તો કેટલું સમજી ગયો કે જે સત્સંગીઓ ઘણા નથી આખા સત્સંગમાં રહેવા છતાં સમજતા ઘણા પધરામણી લઈ જાય આ પોતાની ગાડીનું પેટ્રોલ બાળીને જાય અને પાછો પંદર કિલોમીટર દૂર હોય આરતી ઉતારી પૂરી થાય ને ભજન કરતા થઈ જાય પછી એ વિધિ પચ્યો બીજે દિવસે સામેલું સવારે પરોડ થાય પેલા નીકળી જવું હતું ટાઢે છાંયે હાલીને જવાનું રાતની સભા સામે લાંબી કરી મીડા વાતું કરવા સત્સંગ રાજ્યો મોડા પડતા નહીં મંદિર થઈ ગયું છે પણ પછી અમે કોરું ના પડી જાય એ બધે બળવાળી બધી વાતો કરી અસ લાંબી સભા ચાલી એટલે એટલે પણ બેઠેલા વાતું સાંભળવા આવે અને સ્વામીનો વિદાય હતો એટલે ખાસ આવ્યા હોય એટલે બહુ લાંબુ ચાલ્યું એટલે અમરસિંહ ઉભા થયા એટલે સામી ને કે સામી રાજી રેજો મારે હજી બકાલું બાંધવાનું છે પાછું શેરમાં હવારે વહેલું પહોંચાડવાનું મા બાપ એ ગ્રાહક તૂટી જાય છે ને તો મારું બધું વેર વિખેર થઈ જાય બાપા નું તમારી પાસે બેહું પણ હવે હું ગરીબ માણસ છું રાખ છઉં હવે મારે આ બધું કરવાનું રાતોરાત પછી હવારે વહેલે પોગાડવાનું હોય એટલે મને રાજી થઈને રજા આપો હું જાઉં સામી કે આપણે અમરથી ક્યાંય જાવું નથી બેહો ધંધો તૂટે છે ગરીબ માણસ છે એને કીધું છે કે જો નહીં જાઓ તો ગ્રાહક તૂટી જાય પછી હું રખડી પડી પણ સ્વામી કીધું બેસી જવું બે જાઉં નથી જાવું સારું સ્વામી કેટલું હેત છે ન થાય જલ્દી બેસી ગયા બેહો બેહો મરસી તો એ હવે તમારે કાંઈ કોષ બોક હવારથી હાંકવો જ નથી એ શાકબકાલું કરે બીજા આપણે શું કામ કરીએ આપણે સામીના ના થયા આપણે હોય શાક બકાલું વેચવાનું કોહો દરડવાય બેહો બેહો નથી જવું સ્વામી એ કરે પણ અરે એ તો બસ શ્રદ્ધા એટલા હેત વાળા બેસી ગયા એમાં કોક ઉતાવાળા હોય ને હોય સામી આ તમે કીધું કે ભાઈ એને કોહ હાકો હવાર થી મીટો બકાલું વેચવું મીટું તે હવાર થાય તે હું એને કોણ કોઈ દે ને કોણ બકાલું વેચે એ બકાલું નહીં વેચે ને કોહ ની હાકે તો એ ખાહે હું અને હવાર થી મીટું તો હવારમાં એક રાઈતમાં શું થઈ જવાનું છે સ્વામી કે ભાઈ ભગવાન સ્વામીના આશ્ચર્ય થયા તો એનું બળ નથી તમને એક રાત તો બહુ કહેવાય એક ક્ષણ માં મારો વાલો કરતા કરતા અન્યથા કરતું છે सफड़ाक जा, थी गया सवार थी जाए अमर सिंह हार्ट फेल थी जाए तो मटी गय नो मटे આપડે ચીમનભાઈ પટેલ કે મને હવા છૂટો કરી દેજો કરી દેજો મુખ્યમંત્રી હતા તે મારે સંસદની ચૂંટણી છે વેલા છૂટા કરી દેસુ એમાં શું પાંચ વાગે વહેલા છૂટા કરી દીધા તે જ્ઞાત હજી પાછા જ નથી આવ્યા એટલે શું કે પણ સ્વામી થોડી ઘણી વાતો કરી ને પછી બધા જાઓ મોડે સુધી આવી ને પછી હઈ જાઓ નરે જાઓ अमरसिंह के जातों नहीं, बाडिय जाइज सा ना भले आखो गाम पसु पंखी म बाप आख गो बापा सामी हुई गया गामना कदखड़ियाई गमर सिंह हुई गया, गया। ए वक्त गाम धनी ठाकुर दरबार अर्धी रहे ऊँग उठी એને પર્ચીઓ વળી ગયો વિચાર થાય અરે રે મારે અવસ્થા થઈ મારે કોઈ સંતાન નહીં મારી પાસે અપાર મિલકત ગામધણી દરબાર મારો કોઈ વારસો સંભાળે એવો કોઈ નહીં નજીક સંબંધીમાં કોઈ એવો નથી કે જે મારી આ મિલકત ને આ વારસો ને આ ગામનું બધું રખોપુ કરીને ગાદી હડખી શોભાળે અમારી પરંપરા કુલની ખાનદાનીથી પ્રજાનું રક્ષણ કરે એવો કોઈ નજીકમાં નથી બધા દારૂડિયા નફીણિયા એવા બધા છે એના ઘરના ને જગાડ્યા હતા કે લે તમે શું જાગો છો ત્યારે મને ઊંઘ નથી આવતી અરે તો કળશો પાણી પીઊ ઊંઘ નથી આવતી શું કામ ઉઠાડી ના ના મારે તમને પૂછવું છે આ બધું રખડી પડે પ્રજા દુઃખી થઈ જાય કોઈ અનાળી આ બધું લઈ લઈએ તો બધું તે તને કોઈ ધ્યાનમાં છે એવો તો કે મને એમાં કઈ સુ ન પડે અર્ધી રાઈ ત્યા તમે શું માંડ્યું છે તો કે ના મને કઈક નામ દે તો કે મને કંઈ સૂચતું નથી તો કે જો હું તને નામ દઉં મને બોલ્યો અમરસિંહ રજપૂત છે ને એ મારી આંખીમાં ઠરે છે મારો દૂધ જેવો મીઠો તો હતો જ પણ એમાં સત્સંગી થયો છે ત્યારથી તો પાછો એમાં હાકર ભળી ગઈ છે તો મને એમ થાય છે કે હું એને મારે દત્તક લઈ દઉં અને એને આ ગાદી સોંપી દઉં તો આ બધી મિલકત એની ની હાચવે આપણે બેઠા બેઠા પછી ભગવાનના નામની માળા ફેરવીએ મને આવો વિચાર છે તો કે આ ભલે ને હારો વિચાર છે અમરસિંહ સારો છે એમાં શું વાંધો પણ સવારે કરેજો ને અત્યારે શું છે તો કે ના અન્યથા કરતું ભગવાન જોવો એ ઐતિહાસિક ઘટના છે કાંઈ થોડી દંતકથા છે ભૂદેવ ને જઈને પહાયતા ડોરો પછાડ્યો તો ગોર ભાતો ઢીલા દરબાર બોલાવે છે મારી નાખ્યા હું અત્યારે કાળી રાખ્યા છું કામ પર મારાથી હું ભૂંડું થઈ ગયો દરબારે અર્ધી રાતે કોઈ પેટી નથી બોલાવ્યો હાલો દરબાર બોલાવે છે ચા કરતા કેટલી ગરમ હોય ને અધી રાતે બોલાવે ડરો વધારે પૂછાડે હાલો દરબાર બોલાવે છે ગોર બાપા ત્યાવા હા બાપા કામ છે શિયાળો નહોતો તો આકાત રૂજે અરે ગોર બાદ શું બેહો બેહો બેહજને અર્ધી રહી બોલાવી શું છે મારે એક દીકરા ને લેવો છે તો મુર્ત જોવો કે પહાયતા ભેડો કેવાય ને મુર્ત જોવું છે એમ આ મારું મુહૂર્ત નીકળી જાય હા મુર્ત જોવો કોણ છે એની રાશિ જોવી પડે શું છે તો કે અમરસિંહ રાજપૂત હા રાશિ જોઈ ને અરે મહારાજ મારી ભૂલ થઈ ગઈ આમાં મુહૂર્ત વસંત પંચમી જોયા વગરનું મુર્ત સૂરજ ઉગે ત્યારથી મુહર્ત મળો વિધિ માટે જે અબલ કંકુ ચોખા હોબારી પાંદડા નાળિયાર જેના તમારે લાવવાય લાવીને તૈયારી કરો રાઈમાં ભાઈ હું તા છો ના બાબા નહી હું તમે વિધિ તૈયાર કરો કાર બોલાવો કારભારીને બોલા કારભારી કે તમે ગમે તે સર સામાન તૈયાર કરો કાલ સવારથી આપણા ગામમાં કોઈનો ચૂલો છે મારો દીકરો કેવાય રાજકુંવર કેવાય એને નિરાયતે એટલે સવારે પાંચ વાગે જઈને એને બાલામ આદમપૂર્વક જઈને જગાડવાના અને મારી પાસે લઈ આવવાના અહીંયા એ સ્નાન કરશે વિધિ કરશે અને મારો દીકરો ગાદી સંભાળશે આ બધી તૈયારીઓ અરે હું અંધાતા મારે મેળ નથી પડે એમ કાલ આ બકાલો વેચું તો મેળ પડે હું અંધાતા અંધાતા કરો છો આ બકાલો એમને લાડીએ પીડ્યું છે અરે મહારાજ ઘણી ખંભા મારા પ્રભુ ઠાકોર બોલાવે છે આ જલ્દી આપને તો લદ્દો લાગી ગયો હે સ્વામી કેતા તઈ થયું લાગે છે કઈક વાહ મારો સ્વામી નારાયણ વાહ મારો વિજ્ઞાન ગુરુ દરબાર પાસે આવ્યા ને દરબાર ભેટી પીડ્યા અમર સિંહ આજથી તું દીકરો છો વિધિમાં બે સ્નાન કરી એ દત્તક ની વિધિ કરી બેસાડ્યા બધી સંપત્તિ નિવૃત્તિ જાહેર કરી એને ગામ ધરી દરબાર બનાવી દીધા એ ક્ષણ માં રંકમાં રાજ થાય તો થાય આમ હમ આપણને સપના મંડળી આવવાની અરે ભાઈ રંગ ને રાજા બનાવે એટલે શું કામ કરોડ લોભ આપણને રંગ કરી નાખે છે ઈ દબાવીને વર્તે એ રાજા ક્ષણ માં રાજા ઈ પરમિશન લે આવું એ રાજા કોઈ રીતે કોઈ ભવ્ય અક્ષરધામ ગાદીમાં જાય એવો ન હોય પ્રારબ્ધના દુઃખનો દુઃખો આવે છે એનો અંત છે શરીરના કુટુંબના ધન નાન વેપારના કેટલાય દુઃખો છે પ્રારબ્ધ ના મંડાયેલા પૈડા અને બીજી વાત કે પ્રારબ્ધ દરેકે ભોગવવું પડે એ નિયમ છે શાસ્ત્ર નિયમ છે અહીંયા મહારાજ કે ગમે તેવા ભૂંડા હોય એવા સંત રાજી થાય તો ભૂંડા પર રૂડા થઈ જાય જિંજરમાં ખોડાભાઈ ને ત્યાં ગોપાળાનંદ સ્વામી આવ્યા ને ખોડાભાઈ હવે એને ખાવાના છા તો ખોડાભાઈ પોતાની તલવાર ગીરવે વેપારી ત્યાંથી મૂકીને સીધું સામાન લાવીને સંતોને રોટલા શાક પાણી નું સામાન આપ્યો ગોપાળાનંદ સ્વામી ખબર પડી કે આ તો દરબાર ખોડાભાઈ એ તો ખબર જ હતી કે બહુ ગરીબ છે એક પૈસા ભાર અન્ન નથી આપ્યું એટલા માટે આજે દાંત ને નો વેર થઈ ગયું છે આ ભૂંડા પ્રારબ્ધ છે ભગવાન પાસે સેવા કરાવીને પોતે હાજો થઈ ગયો પણ એને ખવડાવ્યું નહીં એ પાપે આજે એને ખાવા મળતું નથી પણ આ જાઓ અમે પ્રારબ્ધ ટાળીએ છીએ ભૂંડા પ્રારબ્ધ રૂડા થઈ ગયા માંગરોળના ગોવર્ધનભાઈ એ પ્રસંગ મારે એટલા માટે કેવો છે ખરી મજા એમાં છે બાકી આવા તો અનેક દાખલાઓ છે આપણે સત્સંગ થયા પછી કૃપાથી કેટલા રંચમાંથી રાજા થયા છે કેટલા ભૂંડા પ્રારબ્ધ રૂડા થયા છે એ તો આપણે સ્ક્રીપ્ટ વંચાવવામાં નથી આવતી માંગરોળના ગોવર્ધનભાઈ કે આણંદજી સંઘેડિયા કે મહારાજ મારે મુંબઈ જવું છે તો કેમ આ દાણા દૂણીમાં મેળ પડતો નથી મહારાજ કે હવે ત્યાં નથી જવું જો મૂળ વાત તો બે છે એક તારા ભાગ્યમાં ખોરી જાય છે મુંબઈ જઈશ તો એ જ મળવાની છે એમ મારાજ તો હા લાંબી વાત હું ટૂંકમાં કરું છું ખોરી જુવાર છે અને બીજું ગોવર્ધન આણંદજી તું ત્યાં જઈશ તો તને સત્સંગનો જોગ મળશે મારો જોગ મળશે આ સાધુ આવશે ત્યારે ત્યાં ના મહારાજ તો અહીંયા રહી જાઓ સત્સંગ થશે ભલે મહારાજ મહારાજ આખી કથા લાંબી છે મહારાજ એને વ્યવહાર દરેક રીતે સુખી કર્યા અને સત્સંગનું સુખ હતું મૂળ વાત શું છે રૂડુ પ્રારબ્ધ એ કે સત્સંગનો જોગ મળે એ જ રૂડું પ્રારબ્ધ છે ભાઈ પૈસો ટકો તો ઘણાને છે ક્યાં છે કુતરા ખાઈને ખૂટે નહીં એટલું બધું છે પણ સત્સંગમાં ક્યાં અવાય છે અને આપણને મળ્યું હોય તો એમાં બેસાતું નથી અભાવ આવે છે અવાતું નથી આ ભૂંડું પ્રારબ્ધ મેળ્યા પછી ઉલટી કરી નાખવી આ આપણે સત્સંગીઓને તમને ખોટું ન લાગે તે વાત કહું તમને તમારા બૈરા છોકરાના ગમે તેવા ભૂંડા સ્વભાવ હોય ને તો એનો તમને જરાય અભાવ આવતો નથી હાવ પર ઘોઘલેથી ઉપાડીને લઈ આવે છોડ્યું તોય તમને એનો અભાવ નથી આવતો અને સારા સાધુઓનો સેજ કાંઈ સ્વભાવ હોય ને તો તમને તરત અભાવ આવે છે હવે ત્યાં નથી જવું આ ભૂંડા પ્રાર્થ એના મલીન સંસ્કાર થાય ગમે તેવું વિઘ્ન આવનાર હોય ટ એવા તો ઘણા પ્રસંગો છે પણ હવે હું કાપી નાખું છું આઠ થઈ ગયા મારે આઠ વાગ્યા પૂરું કરવું હતું એટલે કાપી નાખું છું ઘણા એવા વિઘ્નો આવતા હોય તો ટાળી નાખે છે સારા પ્રસંગો છે પણ હું નથી કહેતો હવે મૂળ વાત એ છે કે અતિશય રાજી થાય તો આ બધું થાય છે એટલે આનંદ આનંદ સ્વામી પૂછ્યું હોય કે મહારાજ એવા મોટા પુરુષ રાજી કેમ થાય હા મહત્વની વસ્તુ છે કે રાજી કેમ થાય પછી સરખું છે આ તો બધું મોઢામાં પાણી લાવી દે એવું છે પણ એ રાજી કરવા એ જ શું વસ્તુ છે ને શ્રીજી મહારાજે કહ્યું પ્રથમ તો મોટા સંત સાથે નિષ્કપટ વર્તે નો બેઝિકલી નિયમ સિદ્ધાંત છે અંતર કપટ મેટકે અપનો લે દીજે સંત સમાગમ નિષદ પેલી શરત આ કપટ કુળ કપટ મૂકીને સત્સંગ કરીએ અને આપણે તો સત્સંગમાં એવા આટાપાટા રમીએ છીએ કે બ્રહ્મા એમાં હેળું નહીં હવે આમાં ક્યાંથી રૂડું થાય ભાઈ ગુણાતીતાનંદ સ્વામી કે સાચા સાધુ ઓળખાય નહીં ઓળખાય તો વિશ્વાસ આજ્ઞા કરે કે એનું જીવન કે એમાં વિશ્વાસ ન આવે એક જણા દોસ્તાર ને કેતો કે મને હમણાં એક ગુરુ મની ગયા છે ને તે હું એને સરળે થઈ ગયો છે મેં એને શિષ્યત્વ સ્વીકારી લીધું છે પણ હવે મારા જિંદગીમાં મને કોઈ તકલીફ આવવાની નથી એવા મને ગુરુ મળી ગયા છે એવો મને વિશ્વાસ છે સો સો હવે મારે જીવનમાં કોઈ તકલીફ નહીં આવે એવા મને ગુરુ સમર્થ મળ્યા છે તો ગુરુ મળ્યા છે તને વિશ્વાસ છે કે સોએ હવે તને તકલીફ આવવાની જીવનમાં નથી આવવાની તો તું આમ ઉદાસ ઉદાસ શું કામ ફર્યા કરે છે તો કે હું ઈ વિચારું છે કે મેં એમાં વિશ્વાસ મૂક્યો છે એ યોગ્ય તો છે ને પતી ગયું વાત ફિનિશ થઈ ગઈ વિશ્વાસ હેત હોય અને વિશ્વાસ ગુણાતિત સ્વામી કે ઓળખાય નહી ઓળખાય તો હેત નો થાય હેત થાય તો વિશ્વાસ ના આવે વિશ્વાસ ને હેત બે હોય તો નિષ્કપટ ન થવાય જો નિષ્કપટ થાય હેત હોય વિશ્વાસ હોય નિષ્કપટ થાય તો સ્વામી કહે જીવ બ્રહ્મરૂપ થયા વગર રહે નહી હમ દાજીભાઈ દરબાર જુનાગઢ દેશના હરિભક્ત સત્સંગી ગુણાતીતાનંદ સ્વામી સત્સંગ બધા બેઠા છે કથા વાર્તા થાય છે સ્વામીમાં હેત છે સ્વામીમાં વિશ્વાસ છે સ્વામીનો સત્સંગ છે હવે આગળ બેસતા હોય દરબાર હોય દાજીભાઈ મોટા થઈને ફરતા હોય સ્વામીને હાથ જોડીને કે સ્વામી તો કે હા મને બાપજી કામ વિકાર બહુ હેરાન કરે છે બોલાય આમ નિષ્કપાટ બધા બેઠા છે સ્વામી આ બધા મને હારો ગણે મોટો ગણે વડીલ ગણે જે હોય પણ મને વિકાર બહુ નડે છે મા સ્વામી કે દાજીભાઈ એવું છે હા હા મા બાપ હા હા હા હા હા શું લ્યો હામે ન્યા બેહો અહીં આવો અહીં સામે બેહો હા બાપા અમ ન્યા માળા લ્યો હા મારી હામે જોતા જોતા પાંચ માળા ફેરવો આ વિશ્વાસ હોય તો થાય નહીં એમ થાય કે હવે ઠાકોરજી સામે ફેરવીએ સાધુ સામે ફેરવો વિશ્વાસ આવે સાચું કહેજો મારી હામે જોતા જતા પાંચ ફેરવો પેપર આવા હોય કસોટી આવી જઉટ ઓફ કોર્સ જ નીકળે પછી અમને ભણાવ્યું નથી આ બધું ભણાવવાનું હોય બેસો પાંચ માળા કરો એ પાંચ માળા પૂરી થતા એવું ટાઢું કે જાણે બરફની ફેક્ટરીમાં બેસાડી દીધા હોય દાદી ભાઈ ને ટાઢું થઈ ગયું અરે પગમાં પડી દંડોત બેડા કરે સ્વામી ક્યાં કમાલ ક્યા બા ભોગવો જાવ દરબા લ્યો નિકપટ અહીંયા થોડુંક સમજવાનું છે આવો ફડાકો બોલવાનું ગણાય આપણને લલચાય પણ સમજવાનું છે બે ત્રણ વર્ષ પહેલાં મારી પાસે આધેડ ઉંમર વટાવી ગયેલા યા ગરીભત આવ્યા મને કે સ્વામી મારું એક કામ કરશો મેં કીધું બોલો મેં કીધું શું છે બોલો મને કે કરશો મેં કીધું હા હા કરશું બોલો મને કે તમે મને જોગી સાંઈ પણ લઈ જાઓ મેં કીધું ના બાપા શું લઈ જાઓ તમને મારે જોગી સામી ને કેવું છે નિષ્કપટ થવું છે મને છે ને હવે ઉમર થઈ પણ મને વિકાર બઉ નડે છે આ સ્ત્રી કામના દોસ્ત બઉ નડે છે મારે સ્વામી આગળ કહી દેવું છે એટલે સ્વામી પછી મને કહી દે જા તારા વિકાર માત્ર ગયા આવે તો લહેર કરતા કોઈ દી કાંઈ ન થાય એટલે હું નિરા પછી માળા કરું મેં કીધું આયો એમ ન ટળે હું લઈ ગયો હોતો આ વાત તમને કહું મેં કે કઈ સ્વામી નહીં બોલ્યા આ કઈ બોલશે ને જોઈ રે છે તમને ખબર જ નથી નિષ્ફળ ટાળ્યું હું એવી કઈ ઓફિસ ખોલી છે રાજી થાય તો ટળે ગંદકી ઠલવો રાજી ન થાય પણ રાજી કર્યા હોય અને જયારે એને આપણે કહીએ કે મારામાં આવી ગંદકી છે તો રાજી થયા છે એટલે એને હો મારો છે એનામાં આવી ગંદકી છે એટલે રાજીપાથી ધોઈ નાખે છે પેલા રાજીપો જોઈએ કઈ દીધો એટલે તરત ટાળી નાખે એની શરત છે આખી પ્રક્રિયા છે નિષ્કપટ વર્તે એટલે ખાલી દોષ કઈ દી આશ્વાસન છે ઘણા ઉપાયો બતાવશે એ પણ પ્રક્રિયા છે પણ લાંબી છે નિષ્કપટ વર્તે એટલે ખાલી દોષ પોતાને કઈ દી એટલું નહીં સમગ્ર મનસાંગમાંતમાં આપણે બધા તપાસો આપણે કેટલા સાધુ આગળ ખોટું બોલીએ છીએ બધે કપટ જ છે સમગ્ર વ્યવહાર જયારે નિષ્કપટ હોય દરેક વ્યવહારમાં ત્યારે રાજી એક પગથિયું બીજું મહારાજ કે અતિશય નિષ્કપટ વર્તે અને હવે જોઈજો સાંભળવું છે ને કામ ક્રોધ લો મો મદ મચ્છર આશા તૃષ્ણા અહંકાર મહારાજ કે આ બધાનો ત્યાગ કરે તો મોટા પુરુષ રાજી થાય લે આ તો જુદું રાજી એટલા માટે કરવા કે આ દોષ ટાળે આમાં શરત મૂકી કે આ બધા દોષ ત્યાગ કરે તો મોટા પુરુષ રાજી થાય હવે આ બધા ટાળીને પછી રાજી થતા હોય તો રાજી પાણ હું આથણું કરું હું કરવું શું જરૂર છે આ નથી તળતા એટલે તો વાત છે તો મહારાજ આવી શરત મૂકી દીધી વાંચીએ પણ આપણને વિચાર કરતા જઈને ખબર પડે મળવા ગજબ કર્યો આ બધું મૂકી દે તો મોટા પુરુષ રાજી થાય એટલે નથી મુકાતું એટલે તો આવું છે તો ના આ વચનો સનાતન છે આ બધાનો ત્યાગ કરે તો મોટા પુરુષ રાજી થાય एम मर्म है के मर्म है त्याग करवो छूटी जवो ये भेद है संसार में त्याग करव अलग वस्तु संसार अंदर थी छूटी जाए खरी पड़े पीपलाना पान हुई पड़ी जाए यह भेद है आप त्याग करने खरी पड़े शू त्याग करने देहे गमे ते काम आगे गावे तो भूँडी क्रिया न करें मन में भले ह हम हम तो होूडी प्रवृत्ति न करें ક્રોધ ગમે એટલો મનમાં હમ હમી જાય પણ લાકડી ન લે ઝઘડો ન કરે ક્રોધા કરતા ન કરે અંદર છે એક બાજુ વિયો જાય પણ ઝઘડો ન કરે આ ત્યાગ કર્યો છે દેહે કરીને પ્રવૃત્તિનો ત્યાગ કરે મનમાં ભલે ભાગ દ્વેષ ઈર્ષા માન બધું હોય મનમાં ડબૂરી રાખે પણ બહાર રાગ દ્વેષ અને ઈર્ષાને ખટપટની પ્રવૃત્તિ ન કરે આવું જ્યારે દેખે ત્યારે રાજી થાય अरे जय ते मन में पीड़ा करे ए बदरी जाए हम देखने भूँडी प्रवृत्ति करते हो राग द्वेश कलह झगड़ा करते तो एना को मणसे राजी नहीं थोड़ा के शरत अद्भुत शरत मुकी है पेला ते आ मूकी दियो ईर्षा मूकी दिव मच्छर मुकी दियो आ, आ अहंकार मूकी दिया ए प्रवृत्ति मूकी दिन समी जाओ बोलो नहीं આટલું જ કરવાનું છે ત્યારે રાજી થાય પછી રાજી થાય પછી ખરી પડે છે પણ જેના પૂર્વના મલિન સંસ્કાર હોય ને એને તમે આ રાગ દ્વેષ ની પક્ષપાતી કરવા હોય ને તમે જેમ શીખામણી દેવા જાઓ ને એ વધારે વેગ પકડે એ સૌડું સમજી જ ન શકે એને પૂર્વના મલિન સંસ્કાર બીજ જ છે એ કડવા લીમડાનું બીજ છે એટલે જેના પૂર્વના મલીન સંસ્કાર છે રાગ દ્વેષાદી લાખ કરો તો એને છૂટે નહીં એને બ્રહ્મા ઉપદેશ આપે તોય ના છૂટે પૂર્વ ત્યાગ કરે તો રાજી થાય પછી તરત મૂક્યું કે અંતરમાં માન તળે ભાવે રહેતું હોય તો પણ દેહે કરીને સર્વને નમતો રહ્યો તળે ભાવે એટલે શું કે માન છે પણ એવી રીતે દબાવી રાખે બીજાને એમ થાય કે જાણે ટળી ગયું છું બહાર દેખાવા જ ન દે અંદર ભલે હોય પણ એવું દબાવી રાખે બીજાને એમ થાય કે જાણે ટળી ગયું છું અને માન નથી અંદર હોય અને એ રીતે દબાવીને વર્તે એટલે ટળે ભાવે કહેવાય ટળી ગયું છે એવું જ જણાય પણ હોય નહીં ટળ્યું પણ દેહ કરીને બધાને નમતો હોય હા આપડે જોયું મોટા ભાગના ઘણા એવા હોય છે સત્સંગમાં સંતો હરિભક્તો બધા કે મોટા મોટા સંતો હોય ને એને દંડવત કરે એને જે જે કરે એને પગે લાગે એને કાકલી કરે બાકી કોઈને જે સામે એવા ભલે એનો સ્વભાવ એનો અભાવ એનો પૈસો એની બુદ્ધિ એનું પદ એની નમવા ના દે બસ પ્રાણી સંગ્રહાલયમાં વાંદરા જોતા આવીને એમ જોઈએ રાખે સાધુ એને જ થઈ આવા ઘણા છે એવા તો એની સામે બીજું પણ એવું છે ઘણા બહુ ઝૂકે દંડવત બહુ કરે બઉ પગે લાગે સ્વામી સામી કરે પણ જેવા આઘા જાય ને ભાઈ કઈ નથી આમાં કેટલાય છે કદઘળ સ્વામી સામી કરે આપણને એમ થાય કે આપણા દાસના દાસ પણ આઘા જાય એટલે તમારે જો ધંધો કરતા હોય કશું નથી આ તો આપણે હારાક પગે લાગીએ છીએ લે આપણે હારાક પગે લાગીએ આપણે હારાક દંડવત કરીએ આપણે હરા કે એની પાસે આવીએ આવા બહુ છે તો એ રાજી નું કેન્દ્ર નથી થતા ઉપર તો જોવે છે ને હમ પછી કહ્યું સંતનો ગુલામ થઈને રે આ બધા વચના વ્રત ના શબ્દો રાજી ક્યારે થાય તો હવે એક કહ્યું છે લોક સંતનો ગુલામ થઈને વર્તે એટલે ઓછી શરત છે જો આપણે કહી છે રાજી થાય તો આવું બધું થઈ જાય કેવું આગળ કીધું એવું એટલે અમરસિંહ જેવું બધું પણ આટલી શરતો મૂકી પ્રક્રિયા જોવો સંતો નો ગુલામ ગુલામ એટલે શું થયું હજરત ઇબ્રાહીમ કરીને મુસ્લિમ રાજા હતા એને સેવામાં એક ગુલામ સોંપ્યો નવો તો એ મુસલમાન રાજાએ પૂછ્યું એટલે ગુલામે ગુલામી પ્રથા હતી ને ગુલામની તમે દશાઓ સાંભળો છો ને ગુલામ એટલે બદતર પરિસ્થિતિ ને ગુલામ એટલે શું તો આમણે પૂછ્યું મુસ્લિમ રાજાએ ભાઈ તારું નામ શું ચલો કે મહારાજ તમે બોલાવો તે जोजो जो मजा गुलाम को तारू नाम शू तो तेज बोलावे तू खाई तेज आपसो तू पेहरी ते आप तू रही त्या एकदम पे मुस्लिम राजा उभा थो सत्संग करना मणस उभो दौड़ी पे गुलाम ने पग पकड़ी लीधा हाँ हाँ शु करो छो आज मैं रहस्य बताव कि खुदा ना बंदो केव हो આ ગુલામની રીત હવે આવી મરજીમાં મરજી કે સાહેબ સાહેબ અમારી ગુલામની શું મરજી હોય તમારી મરજી અમારી મરજી આ ગુલામ આવો ગુલામ થઈને વર્તે ત્યારે રાજી થાય એનું ટૂંકમાં દ્રષ્ટાંત આપી દો માણાવદરના મયારામ ભટ્ટ કેવો હેત કેવો વિશ્વાસ કેવો નિષ્કપટ કેવા ગુલામ કેવા સેવક કેવી સેવા એની એમાં યુવાન વય છે પરિણામ થોડા વખત પત્ની નું અવસાન થયું એટલે તમારી વાત બધી સાચી પણ હું ગુરુ રામાનંદ સ્વામી પૂછું ઈ કે તો થાય વિશ્વાસ એક એક કઠોળ આ છે હું ગુરુ ને પૂછું હું તમને એક તો આમાં એવા હરિભક્તો ઘણા હારા છો પણ તમારે કોઈ હેતવાળો સાધુ પૂછવા જેવો સાધુ છે તો તમે હામાના વાક કાઢે પણ તમારી જેવી પોઝિશન છે એવો તો મળી જ રહ્યા ને ગોતો ને તમે ક્યાં વાળી મોટા છો ના खोट दू तो गुरु रामी वर्ता करता ईश्वर अवतार था उद्धवावत रानंद स्वामी बात करता करता के अमा रुचि तमने कई त्रन फेरा लग्न मंडप कोई फिर हो અને એક ખરો બાકી હોય ચોથો અને મને કોઈ પૂછે સામે લગ્ન કરું તો હું ના પાડું પૂછવું ના પાડે છે આજીવન બ્રહ્મચર્ય પાળી સત્સંગ સેવા કરવી છે બસ બે દિવસ રોકાણ પછી કઈ ગુરુ વાત કરી જ નહીં ગુરુ એવાન છેલો એવો આમ રૂચિ પકડી નો કોણ નિયમ લઈ લે બોલો બે તમે કીધું એ બરાબર છે પણ જરા માથું માથું આપણે સામી સામી કે આપણે દાસ ભણવાના બોસ પછી ગયા ઘેર સામી પણ કઈ બોલ્યા નહી દિવસો દિવસો ઉપર દિવસો જાય છે ભાઈ એમાં સ્વામી ફરતા ફરતા એક માણા વદર આવ્યા બરાબર રક્ષાબંધન નું ટાણું મયારામ ભટ્ટને એક તકલીફ ભાઈ વ્રત તો લીધું દેહે કરીને કોઈ તકલીફ નહીં પણ ક્યારેક ક્યારેક સ્વપ્નમાં સ્ત્રી આવે એટલે સવારે જાગે ને થાય કે અંદર બેઠી છે તો આવે છે ને સ્વપ્નમાં આ અંદર મારા જીવમાં પડી છે અરે આ જ્યાં સુધી જીવમાં પડી છે ત્યાં સુધી મને સુખ નહીં આવે સ્વપ્નમાં ક્યારેક એને આમ આવે એટલે દુઃખી થાય એમાં આ રક્ષાબંધનનું ટાણું સ્વામી એને માણાવદરવા પધાર્યા અને રક્ષાબંધન સ્વામીને કર્યું મયારામ ભટ્ટે રાખડી બાંધી એટલે રામાનંદ સ્વામી કે ભટજી એ ભૂદેવ રક્ષા બાંધે એટલે એને દક્ષિણા આપવી પડે હા મા પણ હું તો તમને ગુરુ છો હું એ ભાવે બાંધું છું બરાબર છે ભટજી અમે તમને દક્ષિણા આપીએ છીએ હે હા આ થાંભલા જો સ્ત્રીનો ઘાટ થાય તો આજથી મયારામ તને સ્ત્રીનો ઘાટ થાય જા એ જામ વચનામૃતમાં સહજાનંદ સ્વામીએ લખવું પડ્યુંચારી એને ગમે તેવો સ્ત્રીનો જોગ થાય તો એમાં ફેર ન પડે આવું પ્રમાણપત્ર અક્ષરાધીશને આપવું પડ્યું એવા થઈ ગયા કેટલી પ્રક્રિયા નીકળ્યા હા રાજી આખી પ્રક્રિયા જો शोर्टकट बताओ ते लाबू पड़े क्या छू भले वचनावर्तना बिलकुल शोर्टकट जो, छे? <laughs> <laughs> छे, जो हाँ <laughs> गोपालनंद स्वामी वड़ताल सूताता तो अवस्था कलतर थी अवस्था नहीं એક સાધુ ત્યાંથી નીકળ્યા તો સ્વામી હોતા હતા તો એનેથી લે સ્વામી જ સેવા કરો પગ મળી દાબો એટલે સ્વામી કે સાધુરામ હા સ્વામી સેવા કરવા દો હા હા કરો ઈ સેવા કરતા હતા સ્વામી તો હોય ગયા સવારના ચાર વાગે વડતાલ મંદિરના ચોઘડિયા નગારા વાગ્યા સ્વામી જાગ્યા કમળ જેવા નેત્રો ખોલ્યા તો એટલે સાધુ હરિપગ દાબતા સ્વામી કે સાધુરામ તમે ત્યાર ના દાબો છો હા સામે તમને ઊંઘ આવી ગયેલા ને મને એમ થયું કે હવે જો હાથ લઈ લઈશ ને તો તમે જાગી જશો તો પછી અવસ્થા છે પછી તમને ઊંઘ નહીં આવે હા હા હા હા હું વાત કરું જાઓ જાઓ જાઓ તમે અમારી આ તો અંતર્યામી છે ને તમે અમારી કળતર મટાડી જાઓ અમે તમારા વિકારની આજથી કળતર મટાડીએ છીએ જાઓ તમે સુખિયા થઈ ગયા બધા વિકાર માત્ર ટળી ગયા શોર્ટકટ ફિટ એન્ડ શોર્ટ શોર્ટ ફિટ શું મોકાની કોઈ એવા સાધુની સેવા કરી લો મોકો મળી જાય ને ઓપોર્ચ્યુનિટી ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી જો એવી જાય ત્યારે રાજી ના થવું હોય તો પથ્થર પણ રાજી થઈ જાય ગણપતિ નીકળ્યા આખી પૃથ્વી ને કરવા પ્રથમ પૂજા કોની થાય એના માટે એમાં નારાજી મળી ગયા નારાજી ક્યાં આવડું મોટું જાડું શરીર ઉંદડા જેવું વાહન તું ક્યાં જઈશ તો બાબજી હું બીજું શું કરું તમ ક્યુ એમ કરું ધરતી ઉપર રામ લખીને આંટો મારી લે એમ રામ લખ્યું બેઠા તા ઓલી લાંબી મજલ છે આ શોર્ટકટ છે પણ એવો મોકો ને એવો રાજી આખી રાજભાઈ દાબી અકાય ઉલટાનો કુભાવ થાય નાય પાડતા પેપા જેમ હું અને હોયલા હે મને આવું એક જ દાબાનું એવું જ નથી મોકાની સેવા પણ ભાઈ બધાને કઈ મોકા મળે નહીં એવા ઉચ્ચારી દે એવા ચાન્સે હું તો બધાને આ સમસ્યાનું સોલ્યુશન થાય એ રીતે આ બધું તમને સમજાવવા પ્રયાસ કરું છું બધાને કાંઈ અવસર ન મળે સારી રીતે આપણે જીવવું આપણી ફરજ છે આશીર્વાદ ઉચ્ચારીને કહી દે જ બચ્ચા તારા વિકારો ટળી ગયા એવું બધાને ન બને પણ આપણે આગળ કહ્યું એમ જો સત્સંગમાં દાસ ભાવે ગુલામ ભાવે હેદ ભાવે વિશ્વાસ ભાવે નિષ્કબળ ભાવે હે એમ જો આપણે સત્સંગ કરતા હોઈશું તો મૌન આશીર્વાદ અવશ્ય વરસે છે ને દોષ જાય છે જાય છે ને જાય છે એમાં કોઈ ના નહીં પાડી એટલે ફરીથી હજી જો એક શોર્ટકટ સ્ટેપ આવે છે પાછું જોયું તો હાવ સેલું હાવ સહેલું બાપા કેવું વચરામૃત અમૃત છે હું તો ગળે લગાડ્યું આ કેવું કીધું છે આમાં મહાનુભાવાનંદ સ્વામી હાથ જોયું મહારાજ એ તમે આ બધી વાતો કરી તો બરાબર છે એ સમજી ગયા બહુ લાંબુ છે મહાનુભવાનંદ સ્વામી પણ મહારાજ એવું કંઈક બતાવો સત્સંગમાં રહેતા રહેતા વિકાર માત્ર હરિભક્ત રાજના અમારા આશ્રિતોના દોષ માત્ર નીકળી જાય અને દિન દિન પ્રત્યે તમારી ભક્તિ વૃદ્ધિ પામતી જાય એવો એક ઉપાય બતાવી દીધો ને આગળ બહુ લાંબુ પીડ્યું એટલે મહારાજ છે મહારાજ કે છે શું તો કે એવા જે મોટા પુરુષો છે એને જેવા જાણે એવો થઈ જાય એવા મોટા પુરુષનો અતિશય ગુણ લેતો જાય તો જેમ જેમ ગુણ લેતો જાય તેમ તેમ એની ભક્તિ વૃદ્ધિ પામતી જાય કરી નાખ્યું હાવ ટૂંકું હવે આમાં કાંઈ બીજું જોઈએ છે તમે ઘેરે બેઠા બેઠા કરી શકો પણ ઘેરે બેઠા બેઠા બીજું કરો છો પાંચ જણા ભેળા થઈને તમે શું કરો છો એ ખબર ન પડે છતાંય ગમે એટલું કઈ તો મૂકતા તો નથી અને પાછા મોટા હરિભગત કરતા હોય ધંધા કરો છો પાછા નડવા હોય નડો છો ગુણ લે જો તમે મોટા પુરુષને નિષ્કામી જાણો તો કૂતરા જેવા કામી હોય તો મહાનિષ્કામી થઈ જાઓ અને જો અવભાવ તો મહાનિષ્કામી હો અઠંગ બ્રહ્મચારી હો કટિમેખા બ્રહ્મચાર્ય પાળતા હો તો કૂતરા જેવા કામી થઈ જાય સજાનંદ સ્વામી વચન છે ક્રોધિ જાણે ક્રોધિ થાય લોભી જાણે લોભી થાય જેવા જાણે એવો થઈ જાય ગોપાળાનંદ સ્વામી કીધું સત્સંગમાં સારું થવું હોય ભગવાનને પામવું હોય તો ગુણાનું ધ્યાન કરવું દોષાનું ધ્યાન ન કરવું સત્સંગમાં બધાના ગુણ જો દોષ ન જોવો ગુણાનું ધ્યાન થશે તો બધા દોષ નીકળી જશે અને જો દોષાનું ધ્યાન થશે આ પેલો આવો છે હો પેલો આવો છે ને તો આવો છે દિવસ લઈને માકડ ને મોઢા આવતા હોય છે કોઈ હેસિયત ના હોય એને બોલવાનું કોઈ અને બેઠા બેઠા કરતા હોય સત્સંગમાં સારું થાય ગુણા ધ્યાન ગુણ જોય ગુણ બાકી તમે ગમે એવા દાન કરતા હો ગમે એટલા હારા હોય ને એક દ્રષ્ટાંત જણા એને નોકર રાખો તો આવ્યો એક જણો અલે શેઠ એ પૂછ્યું જો ભાઈ અમે તો સત્સંગી માણસ બીડી બીડી પીવો છો તો કે ના તમાકુ બમકું ખાઓ છો તો કે ના દારૂબારું પીવો છો તો કે ના જુગાર બુગાર રમવાની ટેવ છે તો કે ના ચોરી કરવાની આદત છે તો કે ના ગપ્પા મારવાની આદત છે તો કે ના તો તમને કોઈ આદત જ નથી તો કે છે ને શું ખોટું બોલવાની પતી ગયું ને આગલું બધું ખોટું થઈ ગયું સાહેબ सड़ गुणा नो ध्यान करेलो सैलून सट तो महाराज के शु थ हरिभगत थी जाए यक्ति वृद्धि थको हरिभगत है सहजानंद कचासका हरिभक्त ना लक्षण शु क શું કેવો પાકો હરિભગત આપડે તો પાકો એટલે શું બીજું કેટલું ગોઠવીને બેઠા હોય નહીં પીએ નહીં ભૂલે આવે એવા કેટલાય લબાડિયા આંટા મારે છે એ તમારો પાકો સત્સંગ નથી કઈ પાકો સત્સંગ કીધો છે ઓલું ન કરવું એવું નથી કેતો પણ એવું કરનારા આખા મલક ખોદણી બહુ કરતા હોય એ ખોટું છે પાકો હરિભગત કોણ મહારાજ કે જેવો ભૂંડા પદાર્થો અભાવ રે છે એવો સારા પંચ વિષય માત્રનો અભાવ થઈ જાય અને એક ભગવાનની મૂર્તિમાં વૃત્તિ નિશ્ચલ થઈને રહે એવો પાકો હરિભગત થાય સંસાર માત્ર ખારો થઈ જાય કડવા કરેલાનો જેવો અભાવ રે છે એવો તમામ સારા ખાન પાનનો અભાવ થઈ જાય કડવું કારેલું તમને દેખ લો ખાવ કાચું ના પણ આશ્ક્રીન નો પડ્યો અત્યારે આપે તો પણ એને એમાં રૂચિ ટળી જાય એનાથી પણ ગમે પણ છતાં દ્રષ્ટાંત આપવું ઘરડી દોશી વૃદ્ધો કોઢિયલ ડોસી રોગી ડોસી એનો જેમ અભાવ રહે છે એમ યુવાન અને રૂપવાન સ્ત્રીનો અભાવ થઈ જાય અને એક ભગવાનની મૂર્તિ સિવાય બીજું કાંઈ ચિત્તમાં ન રહે એ પાકો હરિભગત છે હવે આવા ભગત થવું હોય તો પછી જે ઉપાય બતાવ્યો છે એની વાત થાય બાકી હવે આપણે બે માળા પૂજા કરીએ પાછા આરતી કરતા ન હોય ચેસ્ટા કરતા ન હોય વચરામર સાધુ ને દર્શને અવાતું ના હોય દેવ મંદિરે નિયમિત દર્શને જવાતું ન હોય અને આપણે માની આખો દીધી વ્યવહાર બધી પ્રવૃત્તિ માનીયે કે પાકા થઈ ગયા આ દાન પણ તમે કરતા છો પણ એ પાકા નથી આવતું આપવું જોઈએ પાકો હરિભક્ત આ છે કેટલી પેલી છે ફરીથી ઉપાય બતાવ્યો કે એવા પાકા હરિભક્ત થવાનો તો એ જ ઉપાય છે એ જ મૂકી દીધો એ જ ઉપાય છે સાંભળજો એ બિલકુલ આવું છે બે મિનિટ જ એ જ ઉપાય છે શું બોલો પ્રભુ એજ હોય ને વર્તે જોઈને વર્તે પરમેશ્વર થાવું પણ એના દાસના ગુલામ થવું શ્રીજી મહારાજે લીલા કરી દાદાના દરબારમાં બેઠા હતા એટલે બધા દરબારો નાંદા પૂછાય કે અમારા દાદા ખાતે ગોલો ગોલો ગોલો એટલે તો કેવો નોકર નો નોકર નોકર બધા અડધૂત કરે એ ગોલો કહેવાય એવું ગોલાની જરૂર છે ગોલો થાય બધા હરિભક્તો જોઈ રહ્યો કે ગોલો કોણ થાય મર્મ સમજી ગયા શું કેવું છે બુદ્ધિ વગેરે ના એટલે સુરાખાચાર્ય મહારાજ કહેતો ભાઈ મહારાજ અમે તમણા ગોલા થાય પણ ભે દાદાના ગોલા કમળ થાય એના કેમ થાય તમારા થાય મહારાજ કે અમારા નહીં દાદાના ગોલા જરૂર છે હમણાં દાદાના દરબારમાં ગોલો કોઈ નથી મહારાજ કે એ તો ભાઈ કઠણ પડે ગોલો કેમ થવાય મહારાજ એમાં પર્વતભાઈ આવ્યા પરોજાઈ ને મહારાજ કે મહારાજ અમને તો અભ્યાસ છે ગોલા થવાનો તમને છે નો અભ્યાસ ભાઈ છોકરાને ગોલા થઈ જ ને મહારાજ અમે એના ગોલા જ છીએ હા ઘરની ગોલી નો ગોલો થયો અમે એના ગોલા છીએ મહારાજ તો તમારી કૃપા થઈ તો ભગવાનના ભક્તના ગોલા થવાનો ચાન્સ મળ્યો આ તો પ્રમોશન કેવાય હા ગોલો કેવા ગોલા ભગવાન પરમેશ્વરના દાસનો દાસ થાય પછી કહ્યું બહુ સરસ કે સર્વે ભક્તો મોટા છે ને હું સર્વ થી છું એવું જે સમજે સમજાય એ હા પેલો હોય ને એને એમ છે હું સૌથી મોટો છું હું સૌથી શ્રેષ્ઠ છું માયા ભગવાન એવી છે જયારે તેને આપણો જન્મ થાય છે ઉદર માંથી બહાર આવીએ ને એટલે માયા પેલા બા જમણા કાનમાં એક ફૂંક મારે છે અને ફૂંક મારે છે ત્યારે એક મંત્ર મૂકે છે એ મંત્ર સાંભળો જ તમારે એ શાસ્ત્ર માં ગોચ્છો મળે એ જનમ થાય છે માથું પેલો બહાર આવે ને બે કાન દેખાયું કાંઈ પણ આવે ને એ પેલા જ પેલી માયા ઉભી હોય ને એટલે ફૂંક મારી બે કાન આપણને કહી દે છે તારા જેવો કોઈ નથી હોસ ત્યારથી આપણને પકડાઈ જાય છે મારા જેવા કોઈ નહીં એટલે એ પોતાને કેમ ન્યૂન માને બધાને ન્યૂન માને પોતાને મોટો માને પણ ઉલટું છે પોતાને ન્યૂન માને બીજા બધાને મોટો માને અને પાછી હજી ન રહેવાનું એટલે શ્રીજી મહારાજે કહ્યું કે હરિભક્તના દાસાનું દાસ થઈને વર્તે દાસાનું દાસ દાસ અનુદાસ કોને કહેવાય ખબર છે હવની પાછળ રે દાસ એનો દાસ તો એની પાછળ એનો એની પાછળ છેક લાગતો જાય પાછળ પાછળ પાછળ અનુ એને દાસાનું દાસ કહેવાય હોય એની પાછળ કોઈ નો હોય એવો હરિભક્તો એના સર્વે વિકારો નાશ પામી જાય અને જ્ઞાન વૈરાગ્ય ભક્તિ આદિ જે શુભ ગુણ છે એની દિન દિન પ્રત્યે વૃદ્ધિ થાય છે લ્યો આશીર્વાદ માગવા પીજ શ્રીજી મહારાજે શાશ્વત કાળના સાર્વજનિક આશીર્વાદ આપી દીધા કે આવું કરો એટલે આવું થઈ જાય આવા સરસ આશીર્વાદ આપ્યા દેહનો ભાવ ટાળવા આત્મવિચાર થાય તો કરવો કુસંગનો ત્યાગ તો અવશ્ય કરવો બાકી પોતાને ન્યૂન સમજી દાસ ભાવે અભાવને ગ્રહણ નહીં કરી ગુણને ગ્રહણ કરી સત્સંગમાં આપણે રહીએ તો ઓલી રેતી નીકળી જાય અને સુખે કરીને ભગવાનના ભજનનું સુખ આવે શ્રીજી મહારાજ આપણને એવી સમજ અને શક્તિ આપે એવી પ્રાર્થના સાથે વિરમું છું સહજાનંદ સ્વામી મહારાજ